જય સ્વામિનારાયણ ગજ ગોવિંદ ગજ ગોવિંદ ગોવિંદમ પ્રાપ્તિ જગોવિંદજ ગોવિંદ ગોવિંદમ સત્સંગે નિસંગે નિર્મોહ નિમોહ નિશ્ચલચિત નિશ્ચિત જીવન મુક્તિ ભજગોવિંદોવિંદ ગોવિંદમ ભ્રજગોવિંદોવિંદ શ્લોક આવ્યો છે સત્સંગે નિસંગત્વ નિસંગે નિમોહમોહે નિશ્ચિત નિશ્ચિત તે જીવન મુક્તિ સુંદર સત્સંગ અને સત્સંગનું પરિણામ એનું વર્ણન શંકરાચાર્યજીએ આમાં કર્યું છે આવો સુંદર શ્લોક ભાગ્યે જ ક્યાંય મળે ઘણું બધું સમાવી લીધું છે સાદો સીધો અર્થ એ છે સત્સંગત્વે નિસંગત્વ સત્સંગત્વે એટલે સત્સંગ કરવાથી નિસંગત્વ નિસંગ નિ એટલે નહી સંગ એટલે આ શક્તિ આવે છે અનાસક્તિ જીવનમાં આવે છે શેનાથી સત્સંગથી અનાસક્તિ આવે છે અને નિસંગત્વે નિર્મોહત્વ અનાશક્તિ આવતા જીવનમાં નિર્મોહત્વ આવે છે પછી એને ક્યાંય મોહ થતો નથી મોહ એટલે લુપ્ધ થઈ જવું ઇન એટ્રેક્શન થઈ જવું હંમેશા પહેલા આશક્તિ હોય તો જ मोह थाय लुब्ध थवाय था खेचाण थे आशक्ति न हो त्या खेचाण न मोह न थे जय लुब्ध थवाय मोहित थवाय तर विवेक न रहे एट्लोहत्वपू तो पी निश्चल चित्त थाय चित्त निश्चल थी जाए निश्चल एट अचल थाय એટલે કે સ્થિત પ્રજ્ઞ દશા પછી એનું ચિત્ત હાલે ડોલે નહીં સુખ તરફ દોડે નહીં દુખ તરફ ઘૃણા કરે નહીં એવી અચલ સ્થિતિ ચિત્તની થઈ જાય અને એવી અચલ ચિત્તની દશા સ્થિત પ્રજ્ઞ દશા થાય એટલે એ જીવન મુક્ત देह छता मुक्ति मुक्त दशा ने भोग मर पी मर पुक्ति स्वाद मणे एवं नहीं देहेजाम आ बेना शेना, थी शेना थी बस छे सत्संगर निरूपण भाग्य जवाब ये सीधी साधी बात ने श्रीजी महाराजे प्रथम आठमा बचनामृत में एम कहू के आ जीव जय कुंग त्याग कर सत्संग करे तेरे एने देहे अहम बुद्धि नाश थे देहना संबंधी विषय ममत्व बुद्धि नाश थे तीजू भगवान ने विषय असाधारण प्रीति थाय चौथु भगवान विना अन्न विषे वैराग्य थे आटलू सत्संग टूक में बधूज सत्संग थकी है तो सत्संग करता करता अमुक ने आज जीवनमुक्त दशा असंग दशा अनासक्त दशा संसार जीवा छता संसार में क्या लोपाई नहीं दशा अमुक ने थायटा भागना ने તો જેને નથી થતી એની શું ભૂલ છે સત્સંગને સમજવામાં સત્સંગનો લાભ લેવામાં સત્સંગ કરવામાં એને ભૂલ થતી હોય છે સત્સંગ મળે તો એ શું જુઓ એક ગોવાળ गाय लंगल ज प्रदेश में एक महात्मा भेटो थे महात्मा तो बैठा था आनु पसारू थ ने जो एट प्रणाम कर महात्मा कहीं आपव जो आ गवाड़ से गोपाल पास घी बरणी थी गायन घी सुंदर थे એને થયું મહાત્માને આપ મહાત્માને એ ઘીની બરણી આપી મહાત્માએ પૂછ્યું આમાં શું છે એટલે એમણે કીધું આમાં ઘી છે મહાત્મા એવા અલિપ્ત જંગલમાં જ મોટા થયા જંગલમાં જ ઊંચા એને બીજી બહુ કંઈ ખ્યાલ નહીં એટલે ખોલીને એમણે થોડું ઘી ચાખ્યું પહેલી વાર ઘી ચાખ્યું ભાવ સરસ છે મહાત્માને ખુશી થઈ જાણીને ગોવાળ ને એમ થયું કે મહાત્માને ઘી ભાવ્યું તો આપણે ઘીની વ્યવસ્થા કરી દેવી જોઈએ એટલે એમણે એક ગાય અને નાની દૂજણી વાછડી જે સાથે હોય એ મહાત્માને ભેટ આપી દીધી લો તમારે બધી ઘીની વ્યવસ્થા આનાથી થઈ જશે ગોવાળ તો ચાલતો થઈ ગયો બીજી ગાયો લઈને हमें महात्मा ने न तो गाय धोता न महात्मा ने कोई खबर के गायन दूध केम नी दूध निकले तोय आपने ये खबर नहीं कि आई केम थाय दाय तोय पी एम वोवीन मखण काड़वत्मा कोई जुड़ू नहीं मखण थाय तो ये तारीने घी बनाव य तो कठोन बात है બનાવતા આવડે તો જ થાય હવે આ બધું આવડે નહીં તો ગાય હોવા છતાં પણ મહાત્મા ઘી પામે આપણે એવી જ સ્થિતિ છે સત્સંગ છે એ કામદુઘા છે પણ એ સત્સંગ રૂપી ગાયને દોહતા આવડે જમાવતા આવડે જમાવતા નથી આવડતું પછી મંથન કરતા આવડવું જોઈએ મંથન કરે તો એને મખન મળે મખણ મળ્યા પછી એને તાવતા આવડવું પડે જ્યાં સુધી માણસ તવાય નહી ત્યાં સુધી ઘી નીકળે અને ઘી ન મળે ત્યાં સુધી એનો ઉપયોગ થાય નહીં ઘી આવે તમે મરચા સુધારો ફણસ એવું ચીકણું ફળ સુધારો પણ જો તમે હાથે ઘી લગાડી દો તો પછી તમને કંઈ અસર થાય ચીકાશ અડે જ કોઈ અને આખા શરીરે લગાડી દીઓ તો તમને કોઈ પકડી ના શકે એટલે એ જીવન મુક્ત થઈ જાય ઘી પ્રાપ્ત થાય સત્સંગનું તો પણ કામદુઘારૂપી જે આ સત્સંગ છે दोहता आवड़व जो लाभ लेता आवड़व जो पेहला तो ये समझरी सत्संग ए चार बाजू सर्वत्र सत्संग अर्थ शू करे सांभ क्या गया सत्संग में गया था अर्थ शू सा हमें सत्संग शब्द में क्या श्रवण શબ્દ છે જ નહીં સત્સંગમાં સત અને સંઘ બે જ શબ્દ છે સાંભળવું એવો જો સત્સંગનો અર્થ થતો હોય તો સત શ્રવણ લખવું પડે પણ એવું તો કઈ છે નહીં એટલે સત એટલે સત્પુરુષો અને સંઘ એટલે એનો જોગ બીજો અર્થ થાય સંઘ એટલે હેત આ તો સંતોનો સંગ કરો તો સે જે એના દ્વારા ત્યાંથી ભગવાનની કથા વહે છે એટલે સાંભળીએ એટલે અર્થ પડી ગયો શ્રવણ કરવું પણ એ સીધો સાધો પ્રારંભિક અર્થ છે પણ સત્સંગનો પૂરો અર્થ શ્રવણમાં આવતો નથી एट बदा अर्थ समेत जय सत्संग समझे तरह सत्संग करो कहवा पांच शर्त पूरी करे तेरे सत्संग करो कहवा एक श्रवण करव सुरुषो वी साहवास करव तीजु सत्पुरुषो सेवा सत्पुरु करी चौथु सत्पुरुषो ने साथ स्नेह करवू सत्पुरुषो समर्पित श्रवण सहवास सेवा स्नेह समर्पण आ पांच बाबत पूरी थाय तरह सत्संग करो कहवा आपने श्रवण थे आगता पी क चै थी थ्रवण में ज पूरु करे आगलू एक वस्तु क्य विचारता विचारियों क्यों क्यों सहवास करने विचारता सेवा विचारता हेत नो विचार करता समर्पण नि तो बात ज विचारताइए कशु थाय आज जमा में तो श्रवण ने एक, पेल एक, एक वस्तु समझाज पांचे पांच पांचे पांच पाँच शर्त पूरी थाय तो अवश्यप जीवन मुक्त थे तो पेली बाबत कई है कई है श्रवण हमें आज तो लोग घणु साइना कोई, कोई सत्संग में बैठा जो ઇન્ટનેટના માધ્યમથી પણ ઘણું સાંભળતા હોય છે સંતોની વાણી સીડી ડીવીડી વીસીડી આ બધા આ આઈપોડ આવી ગયા મોબાઈલની અંદર પણ બધા જીબી મેમોરી કાર્ડ આવી ગયા ઘણું બધું એમાં ઢગલા નાખીને સાંભળતા હોય છે લોકો ખૂબ સાંભળે છે તમે સાંભળો છો ક્યારે સંતોનો સત્સંગ સાંભળો છો શ્રવણ કરો છો હારે અત્યારે સાંભળીયે બી સિરિયસ હવે તમે સાંભળો છો બરાબર સાંભળો છો ને ખરેખર મને સાંભળો છો ખરેખર મને સાંભળો છો હજી વિચારો જો અર્થ નથી પકડાતો એટલે થોડો શબ્દ ફેરવો તમે મને સાંભળો છો તમે મારું સાંભળો છો તમે મારું સાંભળો છો પકડાઈ ગયા ને આપણે સંતોને સાંભળીયે છીએ પણ સંતો સાંભળતા નથી અહીંયા જ ભૂલ ખાય છે મોટા મોટી સંતોને સાંભળીયે છે પણ સંતો નું સાંભળતા નથી એને જે કહેવું છે એ કોઈ ધારતા નથી સાંભળવું એટલે ધારવું લિસનિંગ હિયરિંગ નહીં ટુ લિસન શબ્દ જયારે ઇંગ્લિશ પ્રયોજાય ત્યારે ટુ લિસન ટુ આમ સીધું આમ છેદ કરે ગતિ બતાવે ટુ હિયર માં કઈ એવું ના આવે લેસન શબ્દ બહુ જ ગંભીર છે સાંભળતા નથી સાંભળવું એટલે ધારી લેવું સાંભળવું એટલે માનવું મારું આપણે ઘણું કહીએ છીએ કેટલું સાંભળ્યું બોલો લ્યો તો શ્રવણની શરત પૂરી થતી નથી થયું સાંભળતા જ નથી આપણે ક્યાં સંતો સાંભળીએ છીએ હવે ક્યાંથી અંગ બદલાય અને આ હું મારો મનગળત અર્થ કોઈ કરતો નથી હા જરૂર થોડો નવો પરિપ્રેક્ષ્ય જરૂર છે પણ તમને પુરાવા સાથે વાત કરશું અને તમને થશે કે ના ખરેખર આપણે સંતોનું સાંભળતા નથી મહાભારત ગ્રંથથી પાંચમો વેદ કહેવાય છે અને ભગવાન વેદ તો ઘણું બધું સાહિત્ય લખ્યું હમ અને મહાભારતની અંદર કંઈ કૌરવો અને પાંડવોની ખાલી કાંઈ યુદ્ધની કથા નથી महाभारत विषे एवं कहवाये के, के विश्व में ज्या कहींप कहवा बधु महाभारत में जो महाभारत में नहीं विश्व में क्या एवं महाभारत ग्रंथ है बोलो भगवद गीता एम विष्णु सहस्त्रनाम एमा विदुर्ति एम सजानंद स्वामी ने तो मोक्ष धर्म पर्व तो बहुज गमत क्ष धर्म पुस्तक कथा कर महाभारत पर्व अद्भुत बता अध्याज बीति बदू है राजकीय बद આટલું સુંદર મહાભારત લખ્યું એક લાખ શ્લોક છે લખતા લખતા એ સિવાય લખ્યા છે પણ મહાભારતનું તમે છેલ્લું સ્વર્ગારોહણ પર્વ વાંચો અને સ્વર્ગારોહણ પર્વના પાંચમા અધ્યાયમાં ઓગણપચાસ શ્લોક તમે લ્યો એટલે વ્યાસજી લખે છે ત્યાંથી ઓગણપચાસ ના શ્લોક થી શરૂ કરે છે એ ભાઈ શું કે છે બે હાથ ઊંચા કરી કરીને હું હવે બધાને કઉ છું બે હાથ ઊંચા કરી કરીને હું કેટલાય વખત થી લોકોને કઉ છું છતાંય नकस्चित श्रुणोती में छा मारू कोई साहु कहते कहू छू कई कई ने थक्यो छता नृण्ती मैं कोई मार सात नहीं बोलो आयो ने मारु कोई सांभत नहीं आटलो अफसोस व्यास ने थे गये लखी नाग हाथ ऊंचा कर करी बूम पाड़ी पाड़ी ने ताड़ियों वगाड़ी वगाड़ी ने कहू जे मार कोई सांभो मारू साो कोई सात शुरू करे मैं के क्यूँ भाई ते धर्म नालन करो धर्म अर्थश्चर कामश्चर सहधर्म कि सेव्यते એ ભાઈ તમે ધર્મનું પાલન કરો ધર્મથી તમને બધું મળશે આ લોકની સંપત્તિ મળશે પરલોક મળશે સુખ મળશે વૈભવ મળશે બધું મળશે ધર્મથી મળશે પણ મારું કોઈ સાંભળતું જ નથી અને ગમે તેમ થાય તો ધર્મ છોડતા નહીં ન કામા ન ભયાત ન લોભાત્ જીવે તસ્યા આપી હતો આજીવિકાના હેતુથી લોભથી આજીવિકા ન મળતી હોય અને મળી જાય जो धर्म हो आजीविका न स्वीकार आजीविका ने जीवन धर्म न्याग नहीं करता कोई कामना ना लोग थी, कोई भय थर्म न छोड़ो पता व्यास कहे मार कोई कई सात नहीं आना बीजु शु प्रमाण जुए વ્યાસજી જેવા વ્યાસજી આટલું આટલું કહ્યા પછી મારું કોઈ સાંભળતું નથી અને આપણે શું કહે છે અમે તો ડોંગરેજી મારા પણ સાંભળી નાખ્યા બરાય બાપુને સાંભળી નાખ્યા રમેશભાઈ સાંભળી નાખ્યા અને હવે તમારો વારો આમાંથી એક કઈને રાખ્યા નહીં નાખ્યા બહુ મોટો ઘા છે તમને ઊંડાણ થી સમજાય તો આટલામાં બધું આવી ગયું બહુ અને એક જ વાક્યમાં ડોંગરજી મહારાજ કહેતા કે લોકો કથામાં બહુ બેસે છે પણ લોકોમાં કથા બેસતી એમણે કેવું પડ્યું કે કથામાં બહુ લોકો આવે છે પણ કથા કોઈમાં બેસતી હવે ક્યાંથી ફેરફાર થાય આપણે સાંભળતા જ નથી અત્યારે શું તમે સાંભળો છો કઈ નથી સાંભળતા ખાલી હિરંગ છે શબ્દનો આઘાત પ્રત્યાઘાત દેખાય છે પણ સાંભળતા નથી સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી વ્યાસજીને ને છીએ પણ વ્યાસજીનું નું સાંભળતા નથી કથા સાંભળવા જઈએ મળે જ્ઞાન પણ કઈ ન લઈ સમય કાઢવાને કાજ કોઈ ગોતીયે મહારાજ व्यास हस्ती पुर कौरव ने धूत्राष्टर ने बदा ने बेसाड़ी के कहता एमन कोईए सा વ્યાસજી નું કુ કેવાય એ તમે નપાવટ પાક્યા છો અમારું નામ બોલવા બેઠા છો તમે હવે સાંભળો ને સમજો હવે તમે નાના કીટલા નહીં પણ કશું સાંભળ્યું સાંભળ્યું થાય વિદુરજી એ કેટલું સમજાયું દુર્યોધન ને દુશાસન ને બધા કૌરવો ધૂતરાષ્ટ્રને કીધું કે તને મારે શું કેવું તમારે આમ તો આંખો ગઈ પણ પેલી ગઈ પણ કાંઈક સાંભળો પણ વિદુરજીએ શું કીધું મારું કોઈ હવે સાંભળતું નથી હવે મારે વનમાં જતું રહેવું છે મારું કોઈ સાંભળતું નથી આમ તો સાંભળતા તા નહિ તર પણ આમ સાંભળતા હવે તો ભેદ પડી ગયો ને માનતા નથી કોઈ ધારતા નથી કાને ધરતા નથી સાંભળે છે અભિસુને અભી એક કાનથી બીજે કાંઠ આમ સીધો હાઈવે છે ઘણા માણસો એવું હોય તો અહીં હળી નાખો ને આ નીકળી જ જાય અહીં નાખો ને ટ્રાય કરજો પણ એ કેતો જ નાખ્યો પેલા ભાઈ ક્યાં તો નાખતા ને ઘણા અકલ મઠા હોય પાછા બે કાનના પડદા તૂટી જાય પણ કહેવાનું કે શાંત નું મહારાજાના બે દીકરા ચિત્ર વિર્ય વિચિત્રવીર્ય નાની ઉંમર મરી ગયા સંતાન કોઈ નહોતું હવે વાસી ગાદીનું શું કરવું એટલે માં સત્યવતી એમના દીકરા વ્યાસજી થાય વ્યાસજી એ કહેલું કે તમારે કઈ એવું જરૂર પડે તો મને બોલાવજો બાકી તો હું જંગલમાં છું એટલે જન્મતાની સાથે કર્યા એટલે તરતા આવ્યા પ્રણામ કર્યા બોલોમાં તો કે વંશ કોઈ નથી પુત્ર થાય ગાદી સંભાળે એ જરૂરી છે પુત્ર આપો વ્યાસજી કે માં એક વર્ષ ખમી જાઉં એના માટે બહુ તૈયારી જોઈએ વિશિષ્ટ પ્રકારની સાધના જોઈએ તો સારા પુત્ર પ્રાપ્ત થાય અત્યારે બધું યોગ્ય નથી એક વર્ષ ખમી જાઉં તો કે હું કંઈ ખમમાં તૈયાર નથી મારે જોઈએ પુત્ર ઘણું સમજાયેલા છતાં મા સત્યવતી જેવા મા સત્યવતી પણ વ્યાસજીનું સાંભળ્યું નહીં ઉતાવળ રાખી દીકરા તો થયા પણ એ ધૂતરાષ્ટ અંધ થયા બીજા જન્મતાની સાથે રોગી પાંડુ રોગ એટલે એનીમિયા લોહીની કમી વાળા બ્લડ એવા પાંડુ મહારાજા થયા અને ત્રીજા દાસી પુત્ર વિદુર થયા વળી પાછો આ મહાભારતનો ડખો ત્યાંથી શરૂ થઈ ગયો જો માન્યું હોત તો આવું થાત રામાયણમાં કઈ કઈ બે વરદાન માગ્યા કઈ કઈને પછી સમજાવવા માટે વ્યશિષ્ટજી આવ્યા પોતે સ્વયં માં અરુધતી પછી પાછળથી પણ આવ્યા ખૂબ સમજાવ્યા મહારાણી તમારે ભરત ને ગાદી જોઈતી હોય તો હાલ આપી દઈએ રામ સ્વયં તૈયાર છે પણ રામને વનવાસ્થા માટે અને એ ચૌદ ચૌદ વર્ષ તો એ કોઈને વાત ગળે ઉતરતી નથી રામ એવા દુષ્ટ થોડા છે કે ભરત ને ગાદીએ મૂકો પછી તમારે કઈ ઉથલાવી નાખશે આજની જેવા છે ટેકો ખેંચી લે અથવા તો કઈ કપટ કરે રામમાં તમને ભરોસો છે રામ એવા છે નહીં એનો સ્વભાવ જ એવો છે કે શત્રુને પણ પ્રિય લાગે તો આ તો સગો ભાઈ ભરત છે અને ભરતને ગાદી આપવામાં તો એ રાજી થાય અને હું બોલી જાઉં પછી રામ કોઈ દિવસ ના બોલે તો ભરતને ગાદી આપવા માટે બધા તૈયાર છે પણ રામને વનવા શા માટે કારણ કે રામ બનવા જાય છે તો સાથે મા જાનકી સીતા જાય છે સીતાજી જાય છે સાથે લક્ષ્મણ જાય છે તું માની જા બહુ અમને દેખાય છે દુર્દીન બહુ આવી રહ્યા છે અયોધ્યાનું સારું નહીં થાય પ્રજા દુખીત થઈ જશે મહારાજા તો બેભાન ભાન અવસ્થામાં પડ્યા છે હજુ વિચાર મા અરુધતી મહારાણીને પગે લાગ્યા અમે ઋષિ પત્ની છીએ તમને પગે લાગીએ છીએ પણ તમે અમારું માનો અને વરદાન રામ વનવાસ પાછું ખેંચી લો પણ કઈ કઈ કઈ સાંભળ્યું નહીં પરિણામ શું આવ્યું જુઓ તો ખરાબ राम लक्ष्मण सीताजी वन में भटकता थी गया सीताजी जेनी कोई आम आंगली न चींती सके एवं सीताजी अपहरण रवण करना युद्ध लड़वा पड़े सीताजी ने पाचा ला बात पी पे तो दशरथ महाराजा छठे दिवसे अवसान पाना अयोध्या गादी रखड़ी पड़ी एक पुत्र पा पीवड़ा अंत समय हाजर न रो अग्निसंस्कार वक्त मान मान पहले છેવટે સીતાજી નહીં પાછા અયોધ્યા આવીને પાછો વનવાસ થયો એને જ લીધે ને અને જીવા ત્યાં સુધી વનમાં રહેવું પડે ભેડા થયા ત્યારે શિકાર ન થયો અને ધરતીમાં સમાઈ ગયા આવું કરુણ દૃશ્ય અયોધ્યામાં સર્જાયું જો સાંભળ્યું હોત તો આવું થાત નહીં પણ કંઈ સાંભળ્યું નહીં એટલે મોટલો પ્રશ્ન એ છે કે સાંભળતો નથી એક જણો છે ને એક સાધુ પાસે આવ્યો મહારાજ પ્રણામ મને કંઈક જીવનલક્ષી ઉપદેશ આપો મારા જીવનમાં જીવવા જેવું કેમ જીવવું એ મને બોધ મહાત્માજી કે તમે રામાયણ વાંચ્યું છે અરે હા રામાયણ તો ઘણી વાર વાંચી અને કથા પણ એની સાંભળી છે પણ ભાગવતની કથા એ સાંભળી છે સામો સામ બેસીને સાંભળી છે મુખોન મુખ બહુ સરસ બઉ સરસ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે અરે વાંચવાની ક્યાં વાત કરો રોજ પાઠ કરું કેટલાય પાઠ થઈ ચુક્યા અને કેટલી જગ્યા એ ચાતુર્માસ માં તો ખાસ ભગવદ્ ગીતા ઘણાની કથા સાંભળી મહાત્માજી કેતો જા આવું ખોપડું નીકળ્યું મહાત્માજી કેતો જામ તો કે જો તને તુલસીદાસ નું મનાયું તમને વ્યાસજી નું ન મનાવ્યું સુખદેવ નું ન મનાવ્યું સ્વયં શ્રી કૃષ્ણ નું ગીતામાં ન મનાવ્યું છે આથી ચાલતા થઈ જાઓ જાઓ જાઓ ઘરે જાઓ નિરાતે જય ગોધડ મને સુકામે નકામી પજવણી કરો છો વાત કેટલી મરમની કરી તને વ્યાસજી નું મનાયું નહીં ભગવાન કૃષ્ણ નું નમ મનાવ્યું તુલસીદાસજી નો નો મનાવ્યો હવે તું પાછો મારી પાસે લોહી પીવો જીવનનો બોધ આવ્યો અને એ બધાની કથા કરનાર કેટલા મહાત્મા સાંભળ્યા તોય કે છે કે હજી મને જીવનનો બોધ આપો તને કઈ હાથમાં કોઈનું મનાવ્યું નહીં તો હવે મારું શું મનાવાનું છે નીકળો ખોટા તમે સામી વ્યક્તિને અને તમારા પોતાને મનને જીવને છેતરો સાંભળતા જ નથી શિક્ષાપત્રી રોજ વાંચીએ છીએ સજાનંદ સામે તો આપણે ઈષ્ટદેવ છે ને એનું માનીએ છીએ એનું સાંભળીએ તો બોલો હાલો શિક્ષાપત્રી રોજ વાંચે રોજ પાઠ થતા હોય હે પણ ક્યાં આપણે એનું માનીએ છીએ બઉ જ આમ તો આમ તળિયાથી ને નાભી જવાય આપણે કઈ સત્સંગ કરીએ છીએ સાંભળીએ છીએ બઉ સજાનંદ સ્વામી શિક્ષાપત્રી લેવો આપણા માટે લખી રોજ વાઠીએ શું શું એનું સાંભળ્યું ઘણું કે છે ને આજે પણ ગ્રંથો દ્વારા વાલ્મીકી કહે છે વ્યાસજી કહે છે તુલસીદાસજી કહે છે શંકરાચાર્યજી કહે છે એ મૂઢ ક્યારે કીધું હશે આવું ગોવિંદ નું ભજન કર્યા મૂઠ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂ એ કંટાળો કંટાળો આવી ગયો છે ને મારો પાડીને કઉ છું હે મૂઢ મૂ કોને કહેવાય પૈકડું મૂકે નહીં સાંભળો સાંભળો કે પણ શિક્ષાપત્રી વચના આપણે ઘણું બધું સીધું સીધું કેટલું કેટલું મહારાજ કે આપણે કઈ એનું સાંભળતા નથી એ ભાઈ વ્યસન નહી કરતા હોય વાંચતા હમ જેવો વિચાર ન કરવો રોજ વાંચતા હોય ને રોજ ચાલુ હોય બધું ના તો બે ટૂંક વાત કરવી ત્યાં શું કરીએ હા આવતું જશે ને આડું હાડું ચાલુ માનુ એ ચોરી ન કરવી પણ મૂકે નહી પોતાનો પતિ રોગી હોય અંધ હોય ગમે તેવો હોય તોય પણ એને ક્યારેય કટુવચન પત્નીએ કહેવું નહી આ એક શિક્ષા પાળે તમે કેટલા બધા સુખી થઈ જાઓ કેટલા ખુશ થયા તમે જોવો અર્થ શું છે પણ વાંચતા ગગલાવ અર્થ શું છે નહીં નહીં વાંચતા કે કેવું લખ્યું એમાં તો કેવો રોગી હોય દરિદ્ર હોય અંધ હોય નપુંસક હોય તોય પોતાના પતિને ભગવાનની જેમ સેવવું ઈશ્વરની જેમ સેવું શિક્ષા પત્રીમાં લખ્યું કે પોતાના માતા પિતા હોય રોગાર્થ મનુષ્યો હોય જીવન પર્યંત સેવા કરવી આપણે સત્સંગીઓને જોતા હોય તો મા બાપ કૂતરાની જેમ રાખે કૂતરાને વધારે સાચો સવારના ઉઠે લબલબ લબલબ કરો છો કશું કોમ છેક નહી બિચારો ઊ નો કરે બોલો હોળી થાય કે દી પીડામાં ઊં થઈ જાય છે પાછો ગગલાવ શિક્ષા પત્રી વાંચે છે સાસુ સસરા કુતરા જેમ થાળી નાખ્યા વિધિ હોય બધું નાખી શિવજી મહારાજ શિક્ષા પત્રી માં કે છે કે આ શિક્ષા અમારી છે તમે પાડશો તમે ચારેય પ્રકારના પુરુષાર્થો પરલોકમાં આપણે માનતા નથી એટલે ગ્રંથોને પાઠ કરવા માટે જ રાખ્યા એકસો આઠ પાઠ કરી નાખ્યા ને આટલા પાઠ કરી નાખ્યા આટલા પાઠ કરીને વચનામતોજી ચાલુ જ છે ને તે ચાલુ જ શું છે પૂઠાઈ તોડી નાખ્યા બધી વાત છે પણ એક વચના અમૃત એક અમૃત નું બુંદ અંદર જાય નહીં કેવી મોટી વાત છે વિચારો આપણે કહીએ છીએ બહુ સત્સંગ સાંભળીએ છીએ શું સાંભળ્યું સાંભળતા જ નથી ધોધમાર વરસાદ પડતો પણ ટોપી થી લઈને નખ સુધી માથે ચોટલી થી લઈને નખ સુધી ના આખા રેન્જ પ્રૂફ આવે છે શૂટ હે શૂટ એવા એવું પેન્ટ હોય માથે એવું બધું ટોપું બોપું નાખીને એક ત્યાં અડે નહીં ગમે એટલો વરસાદ પડે ત્યાં પડે નહીં વરસાદ નહી કથામાં બેસીએ છીએ કશું અડે ઘણા કેતા હોય છે તમે તમારે દીધે રાખો અમને કશું ના થાય સામેથી કે તમે તમારે દીધે જ રાખો કશું ના થાય એમને અરે મહારાજ કે એટલે ગ્રંથોને આપણે પાઠ કરવા માટે રાખ્યા પૂજા કરવા માટે રાખ્યા જીવનમાં કારિયાની ચોમાસા એમાંથી ચુવા થાય બેસી નળિયા ને ત્યારે આવા બધા સીલીંગ આવા બધું સરફેજ આવા મોટા પાકા ધાબાના ક્યાં મકાનો હતા આરસી મકાન ક્યાં હતા નળિયા આમ પાણી ચુવે કેમ પાણી પડે ને મારાના ઢોલિયા ઉપર આવે એટલે હરિભગત બેઠા તા ને તેમના એ વખતના હો કેટલા દાસભાવનું કેવું સામે હોય પ્રગટ ભાવ એ કીધું ભગત આ સરખું કરી લો તો આમાં કેમ પહોંચાય મારા કે એમ કહે મારા માથે ચડી જાય અહીંયા એક પગ દે એક પગ દે અને હરકું કરો અરે તમે મારા પ્રભુ તમારા માથે મારો પગ અરે પણ હું કઉ છું ને આ સુવા નથી દેતું મારા પરમેશ્વર મારી જીભઈ નવું પડે એવું બોલતા હું તમારા મારા ખભા ઉપર પગ દો હવે મહારાજ અરે પણ હું કઉ છું તને ના મહારાજ મારે તમારા મારો કેમ દેવાય શ્રીજી મારે બહુ સુંદર મારી જીભ ઉપર મારું મારી જીભ ઉપર તો ક્યારનો પગ દઈ બેઠો છો ખભા ઉપર દેવા શું વાંધો છે ખભા ઉપર દે જીભ ઉપર શું કામ મારા વચન ઉપર મારા વ્યાણ ઉપર શું કામ પગ દે છે આપણે ભગવાન ની જીભ કચરીએ લીલા ચરિત્ર આપણે બોલીએ છીએ સરખા રે સંભારી ક્યારેક જીભને રે દાંત દબાવે ડાબે જમણે રે પડખે સૌ સ્વભાવ ક્યારેક ડાબે પડખે ક્યારેક જમણે પડખે એ સુખામ દબાવે છે જીભ એણે કેટલું કેટલું ચોખ્ખું ચોખ્ખું કીધું હોય આપણા સુખ માટે છતાંય આપણે અધર્મ કરીએ પાપ કરીએ મા બાપ ને દઈએ ન કરવાના કામ કરીએ ન કરવાના ધંધા કરીએ ત્યારે ભગવાન આ શિક્ષા પત્રી વાત આવું કરે આમ જીભ દબાવે તો આવું કરે છે એટલે જીભ દબાવે છે ક્યાં ક્યાંથી હું આવ્યો અને કેટલી મહેનતે આ બધું કીધું અને છતાં છતાં એવું કરે છે સાંભળે તો બેડો પાર થઈ જાય એટલે ગ્રંથો પૂજા માટે નથી પાઠ માટે નથી પાઠ કરવાના જો એનું ફળ છે નથી એવું નથી ગ્રંથોની પૂજા કરવી નથી ન કરવી જોઈએ એવું નથી પણ એટલા જ માટે નથી એમ આપણે મહાપુરુષોનું માનવું ન હોય ને ત્યારે એની પૂજા કરી ગ્રંથોનું માનવું ન હોય ને ત્યારે પૂજા કરવા માંડી અને જે જેને ખરેખર ભગવાનનું માનવું છે સંતોનું માનવું છે એને પૂજાની જરૂર પડતી નથી એ એક એક પગલે પગલે પૂજા કરે છે એ પુષ્પથી પૂજા નથી કરતો પણ કર્મથી પૂજા કરે છે આચરણથી પૂજા કરે છે અને એ જ સાચી પૂજા ઘણા લોકો છે ને ગુરુ પૂર્ણિમાએ પુષ્પથી પૂજા કરે ઘણા શબ્દથી પૂજા કરે અને ઘણા આચરણથી પૂજા કરે પુષ્પથી પૂજા શું ગુરુનું ફોટાને ભૂલ ચડાવે વાણીથી પૂજા શું એના વિશે ગુણગાન ગાય પણ આચરણથી પૂજા કરનારા ન મળતી પૂજા છે આ ચરણ થી પૂજા એને કીધું છે આવા મોટા મોટા હાર ને અગરબત્તી નો આખો ઝુંડો છોળગાવીને બેસે એનાથી બાપુજી રાજી થાય બિચારો ઉલટાનો કાચની પાછળ લાલ પીળો થતો હોય એક જણા ને બાગ મરી ગઈ ને પછી તમને ખબર છે નાનામી નીકળે પછી ગામડાઓમાં ઘણી જગ્યા પછી હવે શહેરમાં નથી ખબર પણ ગામડાઓમાં પાછળ જુવાર ને રોકડ રૂપિયા ને બધા સિક્કા અને ઉડાડે ખબર છે જોયે છે ને એ ભલે એક જણા ની ગુજરી ગઈ તે પાછળ પાંચ બોરી તો જુવાર ને અનાજ ને ઘઉં ને એવું બધું ઉડાડ્યું અને કેટલાય રોકડા સિક્કા રૂપિયા ને બધા છૂટે હાથે ઉડે ત્યારે એક જણ બારથી મહેમાન આવ્યો તો એ તો જોઈ રહ્યો કે આને કેટલી માતૃભક્તિ છે એની માં ગુજરી ગઈ એની પાછળ કેટલી જુવાર ને કેટલા રૂપિયા ઉડાડ્યા ત્યારે એક જણો બોલ્યો આ ઉડાડ્યું છે ને એટલું એની માને દીધું હોત ને તો હજી બેઠી હોત આ ઉડાડી નાખ્યું ને પાછળ એટલું એની માને જો આપ્યું હોત ને તો હજી માં બેઠી હોત આ ભૂખી મરી ગઈ અને મોટે ભાગે આવું થતું હોય છે પછી બાજુ નાખે એની પાછળ સાધુ ને જમાડવા છે ચડી જાય એટલે આમ કેમ થાય છે તીખું નથી તોય આ ઓલાનું આવ્યું છે મર્યા પછી શું ચેતવા જેવું છે આપણે ઘણી વાર હવે શું એવા હરિભગત હોય પાછા આવે એને કાંઈક કહેવાય નહીં પણ આપણે સાંભળીએ ત્યારે એમ થાય આને એટલું નહીં સમજાતું હોય એના બાપની સેવા કરવી હે દોડી દોડીને ગઢપુર પદયાત્રા કરવીને ગઢપુર દોડીને દર દર્શન કરવા જવા વડતાલ તો ચૂકવું જ નહીં પંચીર્થી કરવી સાધુઓને માટે દોડી વસ્તુ આપીને બધું આપે ત્યારે આપણને થાય કે આપણને આપે છે એટલું એને બાપાને આપે તો હું એવાનું રાખું ને કઈ કઈ વસ્તુ એની મેળે આપી જાય ને એક જ મને લેલે લેલા ઠાકોરજી માટે બાપા અડાઈ જ નહીં મને ખબર સેવા ન કરતો તે ઠાકોરજી માટે વપરાય હતી ના આપણો ઠાકોરજી ના જ પાડી દે તું મૂક્ય એટલે પછી હું લઈને ફરતો તો મી કીધા કોને દેવું ઠાકોરજી માટે શું વસ્તુ થી બોલી જાવ તો તમને ખબર પડી જાય કદાચ એને સાંભળે ખબર પડી જાય એટલે નથી બોલતો કીધું આ કોકને દઈ જ દેવું છે આ ઠાકોરજી માટે લાવે છે વિચાર કરો આપણી જેવક મુફલી સાધુ પણ જો એના માવતર કોચવે તો મન નથી રાજુ થતું તો જે માવતર સેવા ન કરી એની પૂજા ભગવાન સ્વીકારતો હશે વાત કરો છો તમે એટલે ભગવાનનું માનવું કયું છે માનવું માણસ છે સાસુ સસરા માણસ આ મૂર્તિ છે ને આ મૂર્તિ ત્રીજી ધાતુ આરસપ બધી મૂર્તિઓ યાદ રાખજો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે એની કોણ કરે બ્રાહ્મણો કરે સંતો કરે કે આચાર્ય કરે બરાબર છે ને આ માણસ છે ને જીવતો જાવ તો એમાં પ્રાણ છે કે નહીં એ પ્રાણની પ્રતિષ્ઠા સ્વયં નારાયણ કરે છે હે પ્રાણની પ્રતિષ્ઠા થઈને કરીને ભગવાન પૃથ્વી ઉપર મોકલે છે ભગવાન કરે છે એવા બધા ચૈતન્ય રૂપ બધા ભગવાનના ભિન્ન ભિન્ન સ્વરૂપો માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી બધા એને જે રાજી ન રાખે અને જે ઈશ્વરની પૂજામાં બેસીને સમય ગાળે ભાગવતમાં કહ્યું છે કે મહાઢોંગી છે ઢોંગી છે ભગવાન નું સાંભળવું શાસ્ત્રો નું સાંભળવું ગ્રંથો નું સાંભળવું એટલે ગ્રંથ વાંચીએ ગાંધીજી સાઉથ આફ્રિકા દક્ષિણ આફ્રિકા હતા જોબર્ગ એટલે જોઈનસબર્ગ થી નાતાલ સિટી થી ત્યાં જવું હતું અને વચ્ચે ડરબંધ થાય બાર બાર કલાક નું કુલ ચોવીસ કલાક નું અંતર જોઈનસબર્ગથી નાતાલ જતા હતા ટ્રેનમાં સવારે ટ્રેને રેલ્વે સ્ટેશને પહોંચ્યા બાર કલાકે ડર્બન સિટી કલાક જર્ની દક્ષિણ આફ્રિકામાં એમને ત્યાં હેનરી પોલાક પોલાક નામનો એક પત્રકાર બઉ સજ્જન પત્રકાર ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયન ત્યાં મરકી રોગ ફેલાયો છે પ્લેગ તો એના વિશે લેખ લખ્યો હતો ત્યાં દક્ષિણ આફ્રિકા કે મરકીનો રોગ છે એમાં આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ આપણે કરશું અમે આમ કામ કરશું અહીંયા આમ સ્વચ્છતા કરીશું એવું ગાંધીજી શું શું કરવું એવી બધી ઝુંબેશ ચલાવવાની અને સ્વચ્છતાને માટે અમારી ટુકડી ક્યાં શું કરશે એવું બધું બહુ લખ્યું હતું અને લોકોને બહુ હિંમત આપી હતી ઘણો બહુ માનવી અભિગમથી લેખ લખ્યો હતો અને માનવી સેવાનું નિરૂપણ કર્યું એ પેલા પોલા કહેવાય છે અને એમાં એક રેસ્ટોરાં શાકાહારી રેસ્ટોરા હતા એમાં ગાંધીજી જમતા હતા ત્યાં હેનરી પોલા કે મળે છે પેલા ચીઠી મોકલી કે મેં તમારો લેખ વાંચ્યો છે મને ખૂબ ગમ્યો તો મને મળવાનો સમય આપશો ગાંધીજીએ તરત કીધું આવી જાઓ મળ્યા અને ગાંધીજી લખે છે કે એ જ રાતથી અમે પરમ મિત્ર બની ગયા ફર્સ્ટ સાઈટ થી પેલી દ્રષ્ટિ પરમ મિત્ર બની અને મે પોલા કે પત્રકારે છેક સુધી ગાંધીજીને સાથ આપ્યો આફ્રિકામાં પણ એમની સાથે જેલમાં ગયા છે આફ્રિકામાં ધોળિયા હોવા છતાંય એટલો બધો ગાંધીજી પ્રત્યે એનો થઈ ગુરુ ભાવ જેવું ગાંધીજી બોલે એ પ્રમાણે પોલા પણ આ મેળ્યા પછી ભેદભાવ હોય હજી એટલું ઊંડાણ તો જ ના આવ્યું પણ એ રેલવે સ્ટેશન મિત્રને દાવે એને મિત્ર માને ત્યારે પછી ધીમે ધીમે ગુરુ ભાવ ને એવો બધો ભાવ આવતો જાય ધીમે ધીમે અને પરમ મિત્ર ડિયર ફ્રેન્ડ એટલે કીધું કે ગાંધીજી વાત તો કરે કે હું નાતાલ જવાનો છું સિટી નાતાલ એટલે ટ્રેન પકડવાનો છું સવારે એટલે પોલાકે હું તમને મૂકી જઈશ એટલે ગાંધીજીને પોલાક રેલવે સ્ટેશન મૂકવા આવ્યો ટ્રેનમાં બેસાડ્યા ટ્રેનને ઉપડવાની આમ વાર હતી થોડીક સીટી વાગી અને પોલાકે પોતાના થેલામાંથી એક પુસ્તક લઈને ગાંધીજીને આપ્યું લ્યો આ રસ્તામાં તમને વાંચવું ખૂબ ગમશે આ વાંચજો મને લાગે છે તમને ખૂબ ગમશે રસ્કીન સાધુ ચરિત્રો માણસ ધોળિયો હમણે પુસ્તક લખેલું ઇંગ્લિશમાં અન ટુ ધીસ લાસ્ટ છેવાડાના માણસ સુધી પહોંચવાની જરૂર છે એવો એમણે સરસ મજાનું આખા પુસ્તકમાં લખ્યું હતું કારણ કે એ વખતે યુરોપની અંદર બહુ લોકોનું ગરીબ લોકોનું શોષણ હતું મૂડીવાદીઓ એટલું બધું શોષણ કારણ નાના નાના સાત સાત છ છ વર્ષના નાના બાળકો એ મજૂરી કાળી કરાવે ખાવા આપે એકાદ બેરેટનો ટુકડો આપે અને છોકરું થાકી જાય તો સોટીઓ મારીને બેઠું કરીને કામ કરાવે આટલો ભયંકર ત્રાસ આવો બધો એ બધું એને વર્ણન આ બધું એમણે એનરી પેલા જોન રસ્કીને આ લખેલું કે સૌના ભલામાં આપણું ભલું છે ભાઈ અને છેવાડાના માણસને સુખી ન કરો ત્યાં સુધી તમે ક્યારેય સુખી નથી થઈ શકતા અમુક લોકો સુખી થાય અને નીચલા કેટલાય માણસો છે એ સુખી ન થાય તો ત્યાંથી જ બધીઓ આવવાની એ ચોરી કરવાના લૂંટ કરવાના હિંસા કરવાના ઘણું બધું થવાનું છે આ અત્યારે જે ઈજિપ્તમાં આ બધું ફાટી નીકળ્યું છે ન કરે નારાયણ અહીંયા ફાટી નીકળે બધું એવું જ છે આ બધું કારણ કે શું જળો જેમ પણ એમાંથી જ પછી જોન રસ્કીન ના પુસ્તકમાંથી જ પછી જતા લેબર પાર્ટી બ્રિટનમાં પેદા થઈ અને પાર્લામેન્ટમાં બેઠી અને ત્યારે સભ્યોને પૂછવામાં આવ્યું કે તમે પાર્ટી થાપવાનો વિચાર ક્યાંથી આવ્યો તો કે જોન રસ્કિનના પુસ્તકમાંથી આજે પણ છે લેબર પાર્ટી એક પુસ્તક શું કરી શકે છે પણ ગાંધીજી લખે છે કે લાસ્ટ મેં એનું ગુજરાતી નામ સર્વોદય રાખ્યું બધાનો ઉદય થવો જોઈએ અભ્યુદય થવો જોઈએ બધા માણસો સુખી થવા જોઈએ અમુક શું કામ મૂડીવાદીઓ હમણાં મેં એવું વાંચ્યું હતું કે અમેરિકાવાળા અમુક લોકો વિચારે છે કે આપણામાં આર્થિક મંદી આવીને અમેરિકા ભાંગવા માંડ્યું એનું કારણ એટલું જ છે કે અમુક લોકો પાસે સંપત્તિ અખ્ઠી થઈ ગઈ કે બધા પાસે જ થોડી ડિસ્ટ્રીબ્યુટ થાય ને તો આવી પરિસ્થિતિ ન આવે ભારતની અંદર હજી એટલું બધું નથી બધા લોકો પાસે પૈસો ખેંચાઈ ગયો હોય ઘણા લોકો એવા છે જેની પાસે વેચાયેલો પૈસો છે તો ભારત ભાંગી ન પડ્યું આ સમજવા જેવો વિચાર છે પણ છતાંય આપણે ઘણું સમજવા જેવું છે તો ગાંધીજી લખે છે કે આ પુસ્તક મેં વાંચ્યું એમાં જે એમને બધાના હિતની ગરીબોના અને સાદું જીવન શ્રમમય જીવન આ બધાની જે વાતો કરી એક બેઠકે ગાંધીજી કેમે મેં ડરબન આવ્યું ત્યાં સુધી પુસ્તકમાં છોડી ન શક્યો વાંચી ગયો સાંજ પડી ગઈ પણ આખી રાહત હું સૂઈ ન શક્યો અને ખોવાઈ ગયો કે કરવા જેવું આ કામ છે મારી અંદર જે પડ્યું હતું ને એ જોન રસ્કીને બહાર કાઢ્યું છે એ જ રાતે નિર્ણય કરી લીધો અને આફ્રિકામાં એમણે ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી અને ત્યાં શ્રમમય ખેતીમય ને જીવન સાદા બધા જીવન એ બધા જ એમને મૂલ્યો સ્થાય અને શું કહેવાય પુસ્તક વાંચ્યું કેવાય પાઠ કરી નાખીએ પણ એ શું થાય એક જ વખતમાં આખું કેટલું આમૂલ પરિવર્તન થઈ ગયું અને કેટલું વિશ્વમાં તમે જુઓ ગાંધીજી એ પુસ્તકને પોતાને રસ્કીનને ગુરુ માનવામાં એને નાખે જોન રસ્કીન મારો ગુરુ છે કે મેં આમૂલ બદલી નાખ્યો એ વાંચ્યું કેવી રીતે છે તમે વિચાર તો કરો પ્રવીણ પિઠડીયા અને ચતુ બાબરિયા આપણે અમેરિકામાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી એમણે ખાલી શિક્ષાપત્રી લેટિન અમેરિકાના બગીચામાં બેઠા અને વાંચતા હતા ત્યાં ડૉક્ટરો ભણવા ગયા હતા અને એમાં પેલી સેક્રેટરી યુનોના મેરિયા બોબડીલા ત્યાંથી નીકળ્યા ને આમના કપાળમાં રિલિજિયસ જોયું એટલે પૂછ્યું ઇંગ્લિશમાં શું છે ને છે ને પછી થોડી વાત કરી એટલે ગ્રંથ શિક્ષાપત્રી આટલી આ મેં જાણનારીટરી શિક્ષાપતિ જઈને જેમણે વાંચી વાંચીને તો ડૂબી ગઈ એ ભાઈ કે મને આવું વિશ્વમાં આટલું ટોકું ઇન શોટ આવું કહેનાર આજ સુધીમાં મને કોઈ ધર્મગ્રંથ નથી મળ્યો બાયબલ કે કશું આની આગળ કાંઈનું આવે આટલું સીધું ચટ ઐતિહાસિક ઘટના છે પછી તરત જ સવારે એમણે ચતુરભાઈ બાબરિયા ને મળવાની વાત કરી મેળ્યા ને વાત કરી તમારા ભગવાન આવા છે મને રાતે આવું દેખાયું તો કે હા તમે કયા એવી જ પાક બાંધે છે એવા છોગલા મૂકે છે કે મને દર્શન થયા અને મારે એમનો ફોલોઅર્થ હોવું છે મારે સ્વામીના રિલીજ સ્વીકારવો છે તમારા સાધુ આનંદ બધી વાત કરી અને છેવટે એ લોકો અહીંયા આવ્યા ઇન્ડિયા અને સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે પછી એમને ઉપવાસ કરાવ્યા શરીર શુદ્ધિ થઈ પછી એમને કંઠીઓ મોકલાવી પ્રસાદીની કરાવી અને એ થયા અને નામ બદલી નાખ્યું નામ પાડ્યું મા સરસ્વતી અને કેટલાય લોકોને સત્સંગી થયા પછી તો સંતોને શાસ્ત્રીજી મહારાજને પણ ત્યાં તેડાવ્યા पची घना परिवार सत्संगी थैटिन अमेरिका में सरस मंदिर बनाव है स्वामीनायण भगवान की मूर्ति पधरा है त्या सतो जय आने, आने के परिवार नाम बदली बदली स्वामीनारायण भजन करे एकादशी था थाल बना तेने जो रो आ हूँ एक बार लैटिन अमेरिका जी आओ नजरे जयले तमें कहूँ छू ઓહો એરપોર્ટ ઉપર લેવા આવ્યા ઢોલકા બાંધી જે નાચે એના લેખામાં બોલે પોપ સંગીત જેવું જ આવે ને અને થાળ પછી બનાવે ઠાકોરજી સહજાન સ્વામી ની મૂર્તિ આગળ થાળ મૂકી ને ઢોલકું વગડે થાજન જમવારી ખરેખર પૂજા કરતા હોય રોતા હોય આપણે જોયા પ્રેમી હોય છે એવા ભક્તો નહી પોતાના દારૂના માણસના બધા વેપાર મૂકી મૂકીને ભિખારી જેવા થઈ ગયા તો સત્સંગ ન મૂક્યો બબે ત્રણ ત્રણ વરસ પછી ઘનશ્યામ ભગત જેનું નામ તો બીજું હશે પણ એ ઘનશ્યામ ભગત તરીકે ઓળખે એટલે પડે પણ ના કશું એવા ધંધાઇ નહીં બધું છોડી દીધું દારૂમાં મોટા મોટા સ્ટોન બધું મૂકી દીધું હવે રોડ ઉપર આવી જાવ માણસ પછી હોબી હતી ચિત્રો દોરવાની એ દોરી દોરીને જીવન કાઢે પણ કોઈ વેચાય તો ને ખાવાના ફાંફા થઈ ગયા પણ કોઈની પાસે માગ્યા નહીં ગમે ત્યાં મરી જાય તો મરી જાય પણ એક વાર આ સ્વામિનારાયણ મળ્યા છે મૂકવા નહીં આવા ગુરુ ભગવાન મળે નહીં એની નિષ્ઠા જોવો ફૂટપાથ ઉપર માણસ બેઠો એક કેટલા મોટા સ્ટોર માલિક ફૂટપાથ ઉપર બેસી ચિત્રો દોરે અને વેચવા માટે ક્યાં કોઈ લે તો સારું કેવી છતાંય સત્સંગ ના છોડે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે રાજુભાઈ ત્યાંથી નોકરી અર્થે ધંધા અર્થે તો એ હવે મળે છે હવે ઘણા સુખી થયા છે બધા કેવો પ્રેમ તો એ ઘનશ્યામ ભગતી ત્યાં મૂર્તિઓ બધું દોરે આર્ટિસ્ટ ની રીતે ત્રણ ત્રણ વરસ વે એમાં એક જણ આવ્યો ભગવાન આપે સામુ ના જોવા કેમ બને એમાં એક જણાવર હોય નહીં પણ આમને આપવું છે ને બે લાખ પાઉન્ડ માં ચિત્ર લઈ ગયો એટલે આટલું નથી મારે આપવું છે ને લઈ ગયો અને બી ફરી ગયા બધા અને પછી ફરીથી પાછા ત્યારે એવા જમાવીને ધંધા થઈ ગયા પણ ત્રણ વરસ કાઢે કોણ ભાઈ આ પુસ્તક વાંચ્યું કેવાય એને વચનામૃત વાંચ્યું સ્પેનિશ ભાષામાં આખું ટ્રાન્સલેશન કર્યું બોલ ઇંગ્લિશ ઉપરથી અત્યારે ટ્રાન્સલેશન થયેલું ગ્રંથ છે એમની પાસે કેટલાય કામ આવે આ વાણી ક્યાં અને વચ્ચે માંદા થઈ ગયા તો અહીંયા ફોન કર્યો તો સંતોને જોગી સામીને ખબર આપો કે મને એવું લાગે છે શરીર બીમાર થઈ ગયું છે તો મને મહારાજ તેડી જશે પણ સંતોને કહો મહારાજને પ્રાર્થના કરે મારે વચનામૃત કામ બાકી છે મને હમણાં તેડી ન જાય જોગી સામીને કે ના નહી તેડી જાય અને ખરેખર વચનામૃત કામ પૂરું થયું અને પછી એને ફોન કર્યો કે આઈ એમ રેડી મારું કામ પૂરું થઈ ગયું છે હવે હું રેડી છું હવે શ્રીજી મહારાજ કહો મને તેડી જાય ત્રણ દિવસ પછી થોડો તાવ અને બાઈ ચોથી દિવસે જતા બોલો સહજાન સાંજ જય એને દીકરી દીકરો હતો ઘનશ્યા લક્ષ્મણ એને ઉઠાઈ એનું નામ લક્ષ્મણ ભગત એને ઉઠાવી જો મહારાજ આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે જો હું જાઉં છું સત્સંગ રાખજો એમ કઈ માં જીવી ગયા એ જે ઘરમાં દેહ મુક્યો ત્યાંય હું જઈ આવ્યો છું આ બધી ઓથેન્ટિક વાત તમને કરું છું આવી વાત આને શિક્ષા પત્રી વાંચી કેવાયુ દિસ ગાંધીજી કેવાય એના ઉપર આઝાદ થાય સમજાય છે ને વાત અને ગાંધીજી એમ કેતા કે મારે સવા સો વર્ષ સુધી જીવવું છે એકસો વર્ષ જીવી અને મારે આ દેશની સેવા કરવી છે અને આ સેવામાં જ મારું આધ્યાત્મિક છે એમાં જ મારું કલ્યાણ છે મારો મોક્ષ એમાં જ છે 125 પચીસ વર્ષ જીવવું પણ આઝાદી મળી થોડો વખત થયો અને ગાંધીજીએ પ્રાર્થના સભામાં કીધું કે મારે દુઃખ સાથે કેવું જોઈએ કે મારે એકસો વર્ષ જીવવું તું પણ હવે મારે જીવવાની ઈચ્છા નથી કેમ કે હવે કોઈ મારું સાંભળતું નથી આ મારું સાંભળતું નથી અને હવે મારે નથી જીવવું અને એ જ વર્ષે અઠ્યોતેર વર્ષે ડોસાવૈયા કેમ મારું કોઈ સાંભળતું નથી આ મૂળ મુદ્દો આપણે જે ઉઠાવ્યો ને પહેલેથી શ્રવણ શ્રવણ કરીએ છીએ બહુ શ્રવણ કરીએ છીએ બહુ શ્રવણ કરીએ હળી કાઢીને જાય છે આપણે ગાંધીજી કીએ મહાભારત વ્યાસજી કહે અમારું કોઈ સાંભળતું નથી અને ખરેખર ગાંધીજી નું હોત અને સાંભળતા હોત આજે ઓક્ટોબર ઘણું બધું થાય હે છાપામાં લેખ આવે ગાંધીજી વિશે લખે લેખકો કેવા લખતા રોવાડ ઉભા થાય એ પછી દારૂ પીન તો લેખ લખે હું જાણું છું એટલે તમને કઉ આપણને એમ થાય કે આ શું આ મૂલ્યો ની કરે છે અને એ ગાંધીજી નું વાત સાચી છે મારું કોઈ સાંભળતું નથી અને જો સાંભળ્યું હોય તો આ દેશની આદશા હોય જોષ્ટાચાર કોઈને જરાય પણ શરમ નહીં ગમે એવા કૌભાંડ થાય ગમે એવા કઈ આપણને છાપામાં વાંચીને શરમ આવે એવા કૃત્યો રાજકારણીઓ આ બધા કરે છતાં એ દાંત કાઢતા કાઢતા ફોટોમાં પોજ આપે બોલ સાવ નાકદવી આગ બહુ પડતી હાલત રાજકારણીઓની તો બહુ ગજબ હવે આ એક પદ્ધતિ છે એટલે ચૂંટીને સરકાર કરવી પડે બાકી સૌને ખબર છે આ કોઈ સેવા કરવા આવતા નથી એવા છે ત્યાંના રાજકારણીઓ બા રસોડામાં હતી અને એની એક દીકરી હતી બીજું કોઈ હતું નહી માં દીકરી બે હતા રસોડા માં હતી દીકરીને જોઈ ન શકે દીકરી ગાય દોતી હતી દીકરી કોઈ વાત મંડી કરવા એટલે માયે ત્યાંથી રસોડામાં રોટલા ઘડતા ઘડતા કીધું દીકરીએ તું કોઈ અજાણ વાત દીકરીની ચિંતા તો ને દીકરી જોવાની છે તો એ તું અજાણ વાત કરે છે વાત મૂકી દે અને તું એ રસોડા મારી પાસે અજાણી અરે વાત કરી માં એટલે દીકરી ગાય ધોતા ધોતા બોલી પણ બા આ તો રાજકારણી પ્રધાન આવ્યા છે ચૂંટણીમાં ઉભા રહ્યા છે એ મતદાન કરવાનું સમજાવે છે રાજકારણી છે હા તો ગાય નહી બોલો એક રેસ્ટોરા માં અમેરિકન જાપાનિઝ ચાઇનીઝ અને ઇન્ડિયન ભારતીય ચાર જણા બેઠા બેઠા કઈ ખાતા પિતા છે એમાં અમેરિકન કે હમરે તો કુત્તે ફૂટબોલ ખેલતે હૈ કુતરા ફૂટબોલ રમે હે અમેરિકન કે હમરે કુતે ફૂટબોલ ખેલતે હૈ જાઝ કે હમરે મછલિયા ડાન્સ કરતી હૈ માછલીઓ નૃત્ય કરે અચ્છા તો ચાઇનીઝ વાળો કે હમરે તો હાથી સાયકલ ચલાતે હૈ તો ભારતીય કે શું પણ કઈ વાત છે હારે ગદ્દે સરકાર ચલાતે નથી લાગતું એવું છે ગદા ગધેડા કઈ તો શરમ આવે ત્રણ દી એને તાલા આવે સિમ્બોલ ગધેડો છે આના જેવું કર્મઠ પ્રાણી કોણ માલિક ની પાસે કઈ માગવું નહીં પોતે રાત આખી રખડી ને ઉકરડા ફોડીને ગાંઠનું ખાઈ સેવા કરે એવું ગધેડો છે એટલે આપડે ગધેડાના નામે રાજકારણી કહીએ તો ગધેડા ખોટું લાગે આવી દશા થઈ ગઈ છે કેમ થઈ ગઈ છે ગાંધીજી નું કોઈ સાંભળતું સેમિનાર થાય પ્રવચનો થાય બધું થાય પણ ગાંધીજી સાંભળે પણ ગાંધીજી કોઈ સાંભળતું નથી એટલે જો ભાઈ આજનો કોઈ મહારોગ હોય ને તો એક જ છે કયો કોઈ કોઈને સાંભળતું જ નથી માં બાપનું દીકરો સાંભળતું નથી સાંભળે છે જો ઘરે ઘરે તકલીફ જો બહુ મજાની વાત કહું મહારોગ છે કોઈ કોઈનું સાંભળતું જ નથી દીકરો બાપનું સાંભળતો નથી બાપનું દીકરો બાપનું સાંભળતો નથી દીકરાનું બાપ સાંભળતો નથી માનું દીકરી સાંભળતી નથી દીકરીનું માં સાંભળતી નથી ભાઈ નું ભાઈ સાંભળતો નથી બેન નું ભાઈ સાંભળતો નથી ભાઈનું બેન સાંભળતી નથી હસબન્ડ નો પતિનું પત્ની સાંભળતી નથી પત્ની નો પતિ સાંભળતો નથી કોઈ કોઈનું સાંભળતું જ નથી ગુરુ નું શિષ્ય સાંભળતા નથી અને શિષ્યનું ગુરુ સાંભળતો નથી કોઈ કોઈનું કોઈ સાંભળતું જ નથી મહારોજ જો સાંભળતા હોય તો આવી દશા ન હોય સાંભળતા નથી અરે એ તો જવા કોઈ કોઈ નથી સાંભળતો તાજુબી વાત કે માણસ પોતે પોતાને પણ નથી સાંભળતો નથી સાંભળતો બે જણા ચોરે બેઠા બેઠા બાજી પીડા લોહી લોન થઈ ગયા પાટા પીંડી થઈ ગઈ આમ ટાંક આવી ગઈ એટલું બધું વાઈ ગયું લોહી લોન પાટા થઈ ગયા કોઈ પૂછ્યું કે બે જણા મને બેઠાતા પાટા પીંડી થઈ ગઈ એટલે કા બાજી પીડ્યા શું વાંધો પડતો બે જણા અહિંસા ચર્ચા કરતા बोलो अहिंसा चर्चा करता तो एम बाजी पीड़ाई हिंसा पर उतरी गया अहिंसा करते हिंसा क्या उतरी गया बहुत सूक्ष्म सा जंगल वृक्षों कपाता કોઈ પૂછ્યું કે તમે શુક્રમાં બધા મોંઘા એટલે વન મંત્રી શું કામ આવે છે તો કે વૃક્ષારોપણ કરવા આવે એની સભા છે હવે કાપનારા વન મંત્રી વન ના ફોરેસ્ટ અધિકારીઓ આ બધા ખબર છે ને છતાં પોતે પોતાને સાંભળે છે પોતે પોતાને નથી સાંભળતા નથી કોઈ પણ સાધુ ને તમે પ્રવચન આપી દો ચાલો શું કે એ આજ્ઞા પાલજો આજ્ઞા ઉપાસના બે પાંખ સગર પક્ષી ના ઉડ અને આજ્ઞા નહી પાળો ધર્મ નહીં પાળો સત્સંગ નહી રાખો તો ભગવાન આવી બધી વાતો કરે ને પણ પોતાની પાસે કઈ હોય ને અરે અમે એક શિક્ષકે વાત કરતા હતા યાર સ્કૂલ કઈ ફંક્શન હોય છે ભાઈને પ્રવચન માટે લઈ આવ્યા કે વિદ્યાર્થીઓને થોડી સંસ્કાર વાતો કરે સાવ બનેલી વાત તો પેલા ભાઈ સંસ્કાર વાતો કરતા કરતા નિર્વ્યસની પણ તો આવે જ અને રાખવાની એવું છોકરાઓને ખુબ સરસ સરસ બધી બધી વાતો કરી આ બધી બઉ સરસ વાતો કરી વ્યસન છે એ તો સાપ કહેવાય એ ગમે ત્યારે ડંખ મારી લે માટે સાપ તો પળાય નહીં બુરો પેપ પંપાલ હે આ બધું જેટલું જેટલું બુરું હોય એ બધું ખરાબ હોય એ બધું બતાવ્યું એમણે કે આ બધું બઉ ખરાબ ચીજ છે વ્યસન હોય જ નહીં વ્યસન ઉપરને ને બધું બહુ સરસ પ્રવચન કર્યું પ્રવચન પૂરું કર્યો તાળીઓ ઉનાળાની લૂછવા ગયા એના ખિસ્સા પાન પડી કયો ખરી પડી ગુટકાની પડી કયો ખરી પડી હવે લેવામાં વાંકો વળવામાં ગયો શિક્ષકો બેઠા તો એ હજર થઈ ગયા ચાલુ કરવું શું આમાં વાતો કરી અને એના ખિસ્સા માંથી ગુટકાની પડકીઓ ખરી પડી સાવ બનેલી વાતો પણ છતાંય પછી ઓલા બિચાર આને લઈ લીધું પણ કોઈ કઈ બોલી નું આખું મૌન એમનો વિદાય આમાં કરી પોતે પોતાને સાંભળે છે અરે આમાંથી કોઈ બોલતા હોય એવા બધા હરિભક્ત બેસાડી જાવ હું નીકળી જાઉં મારે દયા કરી એવા જ લાગે તમારે પણ પોતે પોતાને સાંભળે અરે એક રાજકારણી હમણાં એક પુસ્તક લખ્યું પર્યાવરણ વિશે પર્યાવરણની જાળવણી વિશે સરસ પર્યાવરણ એટલે જમીનની જાળવણી હવાની જાળવણી પાણીની જાળવણી આબોહવાની જાળવણી આમ રાખવી પર્યાવરણ શુદ્ધ હશે તો આપણું જીવન સુખી રહેશે જળ મળશે જળ સંપત્તિ જમીન સંપત્તિ પોલ્યુશન ન હોય તો હવાની શુદ્ધિ જીવન કેટલું બધું પુસ્તક લખ્યું અને એ જ રાજકારણી હાથે જ આબોહવાની પર્યાવરણ ઘોર ખોદાય છે બોલો પોતે પોતે પુસ્તકો લખે અને છતાંય પર્યાવરણ ને ખોદાય છે કોઈ પોતાને સાંભળે છે માટે સાંભળવું લિસનિંગ ઇઝ એન આર્ટ કળા છે ચાર પ્રકારના સાંભળવા આવતા હોય છે સાંભળવું છે હા પાડો છો પણ કોઈ મારું સાંભળતા નથી હકીકત સાંભળતા હોય સેવા છે અહીંયા આવી જજો આટલા રોકાઈ જ કર્યો અહીંયા ધૂન છે અહીંયા ફલાણું છે આવે બોલો અને બધા શું કે અમે સાંભળીએ છીએ કોણ સાંભળે છે આપણું બોલો કેટલા અમલમાં કેટલું કરે ભાઈ કીધું છે તો આપણે જાય ઘરે બેઠા હોય તો જાય આપણે કે ભાઈ સમયમાં પાકા થયમાં એ તો કીધે રાખે આપણે જવાનું હોય ત્યારે જાય પ્રાર્થના પતિ જાય બધું પતિ જાય ધૂન પતિ જાય નિરાતે જાય કથા તો છે દસ વાગ્યા પછી શરૂ થતી હોય તો આપણે શું વાંધો વેલા જઈને શું ચા છે અને આપણે એમ કેતા કે વેલાઓ પ્રાર્થના થાય ધૂન થાય ભજન થાય બધું થાય તો એ તો કીધે રાખે એને તો ટેવ પડે એનો તો છે સાંભળે છે કોઈ નહીં કીધું હોય તો એ પ્રમાણે કરવું છે કારણ આવી જાય કારણ નડતા હોય ને ન આવી શકાતું તો અલગ વાત છે એ તો ભગવાન જાણતો હોય ને સાધુ જાણતા હોય બિચારા મુશ્કેલી હોય તો ના આવી શકે પણ કઈ ન હોય તો એ આપણે કરતા હોય એમ કરવાનું આમાં ક્યાં સત્સંગ આવ્યો સાધુ નું કઈ માન્યું આપણે કરતા એમ કરવા આપણને અનુકૂળ હોય તો જવાનું અનુકૂળ હોય ત્યાં જવાનું નહિતર નહીં બોલો સાંભળે જ કહે આ ભજગોવિંદ આપણે દેશ વિદેશમાં કેટલાય બધા સાંભળ્યા સાંભળ્યું કોને કહેવાય વ્યસન હોય વ્યસન મુકાય જાય પૂજા ન કરતો પૂજા લઈએ સત્સંગ ગ્રહણ ન કર્યો સાધુને મળીને સત્સંગ ગ્રહણ કરે પાંચ માળા કરતો હોય દસ માળા કરતો થઈ જાય ધ્યાન કર્યા વગર સૂતો ધ્યાન કરતો થઈ જાય જપ કરતો થાય હાલતા ચાલતા નિયમ બધા પાળવા માંડે જીવન શુદ્ધિ થઈ જાય કેટલું કેટલું આપણે ભગવાન નામનું ભજનનું જીવનનું ધનનું નાનું સ્ત્રીનું નાનુંલી વાત કરો ઘણા વર્ષ થઈ ગયા ઘણા વર્ષ થઈ ગયા ઘણા તે ઘણા એટલે ઘણા વર્ષ થઈ ગયા મારી પાસે એક હરિભગત આવ્યા સામી ત્યાર વખત નાનો સ્વામી મારા જે જન્મ દિવસ છે મને કઈક નિયમ આપો ને નાના શું નાના સાધુ દે ને એ પડે તમે આમ તો નિયમ પાડતા જશો ને એટલે મને કઈ હા હું વચરા મરતો રોજ વાંચું જ છું બઉ સારું બીજી વાત કરીએ ત્રીજી વાત કરી સારું પછી એને કઈ એકાદ આપડે ત્યારે મને લાગે મેં બંધુ સહજાનંદ નથી કરતા કરજો સારું સારું સર વયા ગયા પછી મને વિચાર થયો એ હરિભગત એમ કીધું કે હું વચના વર્ત તો રોજ વાંચું છું તો મેં કીધું હળો એને મેં કીધું કે વચનાબ રોજ વાંચો એ બહુ સારી વાત છે અને હું ક્યારેક ક્યારેક શું કામ વાંચું છું બહુ વર્ષો પહેલાની વાંચ ત્યારથી નિયમ લઈ લીધો કે જો આપણે હરિભગતને કહેતા હોય કે વચનામ રોજ વાંચવું જ જોઈએ તો આપણે પણ રોજ વચનામત વાંચવું જ જોઈએ એ ચાલે જ નહીં આપણે કહીએ તો આપણે કરવું પડે જેટલું શક્ય હોય એટલું પોતે પોતાને સાંભળવા જોઈએ એટલે ભજગોને એમ સાંભળીએ પણ એમાં જે આવે એ બધું સ્વીકારવું જોઈએ કરતા શીખવું જોઈએ પણ ચાર પ્રકારના શ્રોતાઓ કથામાં હોય છે શબ્દ શું છે શ્રોતા શું છે એને ચાર રીતે ઉચ્ચાર થાય છે અને એમાં ચાર પ્રકારના શ્રોતા છે બહુ મજાની વાત હા પેહલો પ્રકાર શ્રોતા ઉપર ચાલે છે શેના ઉપર એને ચાર પ્રકારે બોલાય છે અને એમાં ચાર પ્રકારના શ્રોતા હોય છે તળપતિ ભાષાની રીતે મહાશાળા જુદું જુદું બોલતા જુદું જુદું પેલો શ્રોતા કોણ કથામાં જાય સુવા જ જાણે આવે શોતા સુતે જયારે જવ હોય ત્યારે કથા નજીત આપણે મંગળાચરણ કર્યું ત્યાં આપણને થાય પણ આને તો ભ્રમરજ વરસે છે શું હજી તો આપણે મંગળચર સદા હોય આપડે કઈ તમે તો સાવ નાલાય છ જે કયોમાં હા પાડે બોલો સોતા એક ગામમાં મહાત્માજી આવેલા ને એમાં એક જ ગામમાં હતોની કથામાં જાય નઈ તાડો પાડો છે એમણે કીધું મહાત્માજી બહુ સારા આવે છે સાંભળી લીધા જેવા છે જિંદગી સાંભળ્યું પારાને લઈ ગયા ગામડાના ગામમાં હોય તો ત્યાં તો ઓછરીમાં બધું બેસાડીને કરતા હોય તો મહાત્માજી બેઠા છે બધા લોકો બેઠા છે આને કઈ રસ નહીં પારણ્યા લઈને બેસાડે કોઈ દી કઈ ગયેલો નહીં પાયણિયા આવવું પડેલો રાતનો સમય નિરાય થાકેલો ખુબ કામ કરેલું જમેલો પણ ખુબ અને કોઈ દીધી ટેવ નહીં થાંભલીને ટેકો લઈને બેઠો ઓછરી ને કોઈ અકડેઠેઠ માણું મેદા બેઠાની સાથે તેને ગોલું પાકી ગયું હવે તમને એની એની ગરદણી જે હતા ને એની બકરી બાંધેલી બકરાને ટેવ પડી ગઈ હોય છે બકરું લડે સિંગડીઓથી લડે એટલે તમે એની સામે આમ કરો તરત આમ કરે એની ઢીક લીયા સામી હવે જે થાંભલી ટેકે બેઠો હતો એ તો ઊંઘમાં આમ કરે ફેરવીને આ પડખામાં મારે એટલો બધો થાકેલો એટલું બધું જમેલો ને એટલી બધી ટેવ વગર વાત આવી ગયેલી તો એને ઊંઘ ઉડે ની આમ આમ કરીને પાછા હોય જાય પાછી આમ કરે બકરી ફેરવી ને પડખા માં સિંગડી મારે દોઢેક કલાક આવો પ્રોગ્રામ આવ્યો અને પછી મહાત્મા એ કથા પૂરી કરી ને પછી બધા શ્રીપતિ ઉઠીને હલતા થઈ ગયા એટલે રસ્તામાં રૂધિયામાં કે મને તો બધા પડખા માં વાગ્યા મને રુદિયા માં વાગ્યા ને એ બધા પડખામાં વાગ્યા હો આમ જોઈ લો ઢીમચા થઈ ગયા સુતા જ હોય તમારે ઉઠાડવાના પૈસા દો તોય ના ઉઠ પણ ચાલો કદાચ કોઈ ન સુય યાદ રાખજો બહુ મજાની વાત છે આ છેલ્લે છેલ્લે અર્ક છે હા કદાચ ના સુવે આમાં ઊંઘમાં નિદ્રા થી ભાવ કીધું હોય કઈ સમજે કઈ હા એવું જ કરો નહીં એક જણો દવાખાને ગયો બાપો ડોક્ટરે દવા આપી ભાભાને લ્યો લ્યો આ ત્રણ દિવસ દવા લેજો અને પોપિયા ઉપર રેજો घरे छोकरा गोतवा नीक पोपैया तीजे दिवसे जीडियो पोपिया छोड़ी बैठो भापो बोलो डॉक्टरे कीधु से पोपिया પોપિયા એટલે પોપયો દવાખાને લઈ ગયો વૈદ પાછ એટલે વૈદ્ય પછી બોટલમાં શીસી આપી દવા મોટી શીશી ભરી દીધી જો આ લઈ જાઓ અઠવાડિયા સુધી માજીને આ દવા છે ને આ પીવડાવી પણ હલાવીને પીવડાવીજો આને એવું સાંભળ્યું અને એવું સમજ્યું કે તય ટાઈમ લઠ જેવો માણસ દોષીને હલાવે રાયડું નાખે અરે પણ ચાર મા મોકલી દીદી ઉપર ડોસી ને બોલો દવા પડી રે ડોસી વી ગયા બુદ્ધિ ના લઠ એમ હસવાની વાતો છે પણ સત્સંગમાં લોકો આવું શું કરે આપણે તમે એમ કહો અજામીલ પ્રસંગ તમે વર્ણવો સરસ મજાનો કે અજામીલ મહાઘોર પાપ કર્યા વિભિચાર કર્યા દારૂ પીતા બધું કર્યા બધું કર્યું અને સાધુએ તમે છોકરા નામ નારાયણ પાડજો અને અંતે નારાયણ એમ છોકરાને બોલાવ્યો અને અજામિલ નો ઉદ્ધાર થઈ ગયો તો આવા જે સોતા હોય ને સોતા જળબુદ્ધિ લઠ્ઠ એ શું કે બસ બઉ સરસ વાત છો ગમ્બી કરો નામ જપો આવા હોય આને કેવાય સોતા શું આવ્યું નામનો બહુ મહિમા ભસ્મક કરી નાખે એક જણા નજરે જોયે માકડ મારતો જાય ને સામજા ને કરતો જાય એટલે કેમ તકે શું મોક્ષ થાય સત્સંગમાં જન્મ ધરાવ લઠબુદ્ધિ ભગવાન બુદ્ધે પ્રવચન કર્યું રાતના સમયે પછી એમ બોલ્યા જોજો મજાની વાત એટલે ભગવાન બુદ્ધે પ્રવચન પૂરું કરતા એમ કહ્યું કે હું કહેવાનું બંધ કરું છું હવે રાત્રિના અંતિમ કાર્ય કરીને સૌ સુઈ જાઓ રાત્રિ નું અંતિમ કાર્ય કરી ભગવાન બુદ્ધ નું કેવાનું શું હતું ધ્યાન કરીને સુઈ જા રાત્રિ નું અંતિમ કાર્ય આજ ને એમાં ચોર બેઠો તો એ કે લ્યો એમણે શું કીધું અંતિમ કાર્ય કરીને સુઈ જાઓ ચોરી એનો અર્થ કર્યો ચોરી કરીને પતાવીને સુઈ જાઓ વૈશાઇક બેઠી થી અંતિમ કાર્ય કરો વે કરો પછી સુઈ જાઓ વેપારી બેઠો તો હિસાબ કિતાબ કરી બધું ગણી પછી સુઈ જાઓ પણ જે સાધુ હતા ભગવત ભક્તો હતા સાધકો હતા ધ્યાન કરીને સુઈ જાઓ સોતા આ બધા લઠબુદ્ધિ જળ બુદ્ધિ એટલે આપણે કયું છે સાંભળો છો ના સૌ સૌનો અર્થ ઇન્ટરપ્રિટેશન રાખીને સાંભળતા હોય આમાં હું જે સાયન્સ થી કઉ છું એ સાયન્સથી બધા સમજતા છે એ માનતા નહી હો તમે એવું આમાંથી ગણાય તો તમે એની જો વાત સાંભળો ને તમને ત્રણ દી તાવ આવી જાય એવું સમજાવે કે સ્વામીએ શું કીધું હા હા સ્વામી આમ કીધું આવું આપણે કીધું જ ના હોય એવો અર્થ પકડીને બેઠા હોય એ સોતા છે ભલે જાગતા હોય પણ જળ બુદ્ધિ છે બીજા છે છોતા છોતા શેરડીના બધું ચૂસી ચૂસીને કેવો છોતો થયો કીડિયું અડે નહીં એવો કોઈ રસ નઈ તમે જોયું હા આ જ્ઞાન સત્ર થાય ને ત્યારે એવા એવા આવે છે નમૂના બેઠા હોય મારે બોલવાનું થાય હું જોઈ લો એ બાજુ મોઢું જ ન કરું તમે ભક્તિ વાત કરો જ્ઞાનની વાત કરો હાસ્ય વાત કરો સુરવીરતા વાત કરો સમજણ વાત કરો ગમે વાત કરો કશું જ અસર નહીં એની તરફ જોવાઈ જાય આપણો નશો ઉતરી જાય તમે એમ માનો છો આમાં મારી દ્રષ્ટિ ફરતી પણ અમુક આમ જોવો જ નહીં કોઈ જિંદગી નો જોકે આમ જ મને મારી વાત નથી પણ લગભગ જોતા આવડે ને ખબર પડી જાય આંખ છે ને એ દિવાન છે આ દિવાન ખા કોઈની સામે આંખ માંડીને જોતા આવડે ને ખબર પડી જાય આનામાં અક્કલ કેટલી છે એ મારું માપ માને કાઢતાનું હોય ને તો કથા કરી કોઈ સાંભળે ને કોઈની કથા બેઠી ને પેલા હું બારી માંથી ચારે મેં જો એ કઈ રીતે કેમ આંખ માંડીને જો મને ખબર પડી જાય આનામાં અક્કલ કેટલી છે અને આને કેટલી સત્સંગની ભૂખ છે એ તરત ખબર પડી જાય બાકીના ડોળા જોઈ ખબર પડી જાય કઈ નથી આમાં એટલે અમુક હોય બિચારા હશે હવે ભાવથી આવતા રામ જાણે પણ એ છો ત્યાં તમે એની સામે જોવાય જ નહીં જો જોયું નશો ઉતરી જાય તમારો તમે એટલી સરસ વાત કરતા ભાઈ એની સામે જોવો નશો ઉતરી જાય તમને કારણ કે આમ બુદ્ધિ એની પાછળ પાછા પડે હાસ્ય ની વાત આવે તમે હશો ગંભીરતાની વાત ગંભીરતા કરુણ ની વાત આવે આંખમાં જરા ભીના ભક્તિની વાત ભાવ ની વાત આવે તો એકાકાર શ્રોતા ને થવા જોઈએ રસ જરવો જોઈએ ઘટાટો વાદળા વરસાતા હોય એવો આ ચોમાસું મંડાવણ ચોમાસું સત્સંગ સરખા કેવાય એમાં પલળે નહી તો ક્યાં પલળવાનું હોય અમુક લોકો છોતા જેવા સ આપણને એમ થાય રોજ મરણના કાગળ આવતા સોતા છોતા અને સરોતા સરોતા નો અર્થ થાય છે સુડી સુડી સુડી કાપે ને એ કથામાં બેસે પણ કાપે જ આપણે અમુક લોકોને ઓળખી છે ફંક્શન પૂરું કરો ને તમે શું કામ બધા કરો છો અને પાછા સુકામ બોલાવો છો તમે ઈ સરતા છે સુડી જેવા છે કા પેચ આપડે વાત કરતા શું આવીને બધા લોકો કઈ તત્વની ઝીણી વાતો સમજવાના છે બસ એક દરું મંડી રાખવાનું સમજીને ઓડિયન્સ સમજીને વાતો કરવી જોઈએ આટલી બધી ઊંડી વાતો હોય જ્ઞાનની સર પછી જો તમે ભાવની ભક્તિ ની ચરિત્ર ની વાત ચરિત્ર ચાલો પછી આપણે બધી સમજણ ની વાતો હળવા હળવા દ્રષ્ટા નાખીને હસવાની વાતો હોય સત્સંગમાં હા હા હિ હિ કરવાનું હોય સત્સંગ છે એમાં હા હા હિ ક્યાં ભાવે પુરાણો ના એવા દ્રષ્ટાંતો દ્રષ્ટાંતો છે માણસો છીએ આપડે સર્વોપરી ને માનનારે છે આપણે આપણા ગ્રંથો સિવાય બીજી વાતો શું કામ કરવી જોઈએ છે આને શ્યાંગળું પૂછડું કઈ ન મળે આવા આવા હોય છે આવા હોય છે ભાઈ ગમે તે બોલો ગમે તે બોલે છે એ શ્રોતા છે એ શ્રોતા છે મોર કું ધ્યાન લગ્યો ઘનઘોર છે ડોર છે ધ્યાન લગ્યો નટકી દીપક ધ્યાન પતંગ લગ્યો પનીહારી કોઈ ધ્યાન લગ્યો મટકી જળવું બી જાય તમારા જેમ ઘનઘોર વાદળા છાય અને મોરલો ટહુકા મંડે કરવા દોર ઉપર નટ ચાલતો હોય તો એને આમ દોરડા નજર લાગી ગયું આ ડોરું ક્યાંય જોવેહારી માં બેડું માથે હોય તો પતંગ થઈ જાય એમ કથામાં રસ જામી ગયો હોય એને શ્રોતા કહેવાય પણ એવા શ્રોતામાં પણ ચાર પ્રકાર છે એમાં ચાર છે એક તમને લોખંડ ખીલી આપું अ खीली ते पानी तलाव सरोवर ना हो नदी हो दरिया ना हो ते आम नाखो का एकाग्र थलीन थ्र कथा सांभता होराइए असर न थे गोती नको खीली क्या तेज नाखी थी कोई असर नहींशा नही स्पोट देखाय ते गोती खीली नी खी थी पा એવા એ પણ માહિતી રીતે જે સાંભળવા આવતા હોય ને એ કે કોઈ સારું દ્રષ્ટાંત મળે કોઈ મુદ્દો મળે આપણે પ્રવચનમાં કામ આવશે કામ આવે છે ડાયરી લખીએ છીએ એમાં કામ આવશે આ ઇન્ફોર્મેશન એકઠી કરવાનું જ્ઞાન વૃદ્ધિ કરવાનું એ જે બધા છે ને એવા એ લખી લે પણ અસર કઈ ન થાય કારણ કે એને તો ઉપયોગ થાય કથામાં કે પ્રવચનમાં કે ક્યાંય જગ્યાએ માહિતી માઇલો જ એકાગ્રતા હોય ને પણ એને પોતાને અસર ન થાય એ અમારે આ જે વક્તા થવાનું હોય ને એ બધી કથાઓ સાંભળે હા સાંભળીને પછી પ્રવચન ઓર જમાવી દે કોને ખબર છે ક્યાંથી લીધું છે પણ એને અસર થાય નહી એને તો જમાવટ કરવી છે અને પાણીમાં ખીલી નાખીને કાઢી લ્યો અસર કશી ન થાય કારણ કે એને બીજાને ઇમ્પ્રે છે પણ પોતે ઇમ્પ્રેસ થવું નથી એ પાણીમાં ખીલી નાખ્યા બરાબર હવે બીજો પ્રકાર એની એ જ ખીલી આ જાડા કામડા નથી ઓઢાડવા જતા તમે રાતે જાડા કંબલ બ્લેન્કેટ જાડા એમાં તમે ખીલી મારો तो थोड़ी तब जो देखाय अखीम एक वारा आम हली ने पी कोई गोती ना सके आमा खीली क्या घोचाड़ी दे्र थी ये ये हो। ये ये साहित्यकारो ये साहित्य रसिक ते जो बताए तेज गण के प्रवचन करें અને કેવા ગ્રંથો ગીતા ઉપર ને ભાગવત ઉપર ને રામાયણ ઉપર ને કેવું વિવેચન ને ઉપનિષે કેવું કેવું લખે પણ હરામ કોઈ જો માળા કરતો હોય કોઈ ભગવાન કૃષ્ણ મકરણ સાય જેવા કોક ઓલિયા બાકી તો પાંચ લેખ લખે અને એક લેખ શેખ નો લખે બધો વાર્તા જાતા જીવનમાં બધા આ વાત તમે જોવો ને કૃષ્ણના ગીતો લખે વિવેચનો કરે છાપાઓમાં આવે બધું લખે એક જ નહીં આવા ઘણા મોટા ભાગના તમારે સાહિત્યકારો કેટલા વિવેચનામાં એની બુદ્ધિ આગળ તો આપણને એમ થાય કે આની બુદ્ધિ કેટલી ગજબની છે પણ એક કઈ અધ્યાત્મ તરફ નહીં એનો એક કોઈ ગુરુ નહી અને કોઈ એનો ઈષ્ટ નહી ભજન કોઈનું ભજન નહીં મેં એ કહી વક્તા છે ને નામ નહીં દેવું એને બહુ સરસ વાતો કરી હતી ને અહીંયા પછી સવારે મળ્યા ને અને મેં કીધું તમે આ બધી વાતો કરી પ્રાર્થનાની નાની ઘણી વાતો કરી તમે કરો છો મેં ચોખ્ખું કીધું હોય ને બહુ એને માઠું લાગ્યું મિકીતભાઈ મેં તો તમને કદાચ જાગી જાય માઈ લો અને તમે કરતા થાવ એટલે મેં કીધું છે તો મને કે તમારી સાંભળવાની તૈયારી છે મિકીત હા મને કે તમે પૂજા કરો મેં કીધું તો કરું જ છું જપ્પ કરું માળા કરું બધું કરું છું સાદું જ છું મને કે હું એવી વાતો કરીશ તમે પાયામાંથી હલી જાય અને તમે જે કરો છો છોડી દેજો મેકિત શરૂ જ કરો શરૂજ જ કરો કીધું પછી મેં કીધું ભાઈ જીવન જીવી ગયું તમે ના કરો તો શું અસર ખાવાની છે મારી નાખો તો મારા ભજન આ છૂટે નહીં એટલે હું દિલથી કહું છું કઈક કરો ને ભજન કરો થોડું પ્રાર્થના કરો આ બોલ્યાનો કઈ ખાલી અર્થ નથી પણ એ બધા સાહિત્યકાર કેટલું સમૃદ્ધ સાહિત્ય બધા આપનારા હશે પણ એમાં ભગવાન ભક્ત તમે ખોલી આવો અને ભાઈ એવા એવાના પ્રવચનો તમે સાંભળી આવો આલો બધે સાંભળો મજા આવે તમારે એવા ગીત ઉપર તમારે વિવેચન કરે તમારે ચોટલી ખીતો થઈ જાય એવા વિવેચન કરે પણ એના પ્રવચન સાંભળીને કોઈ દુર્ગુણ મૂકે કેજો આ હાસ્યના પ્રોગ્રામો થાય લોકો કેટલું બધું સાંભળે પણ કોઈ બીડી મૂકે વ્યૂકે માળા કરતો થાય મંદિરે કરતો થાય હે કોઈ બોલે અને આ સત્સંગમાં છતાંય સાંભળીને કેટલાય જીવન શુદ્ધ મય જીવે ગમે એટલા ડાયરા થતા હોય ને એમાંથી કેટલા જીવન બદલ્યા કેટલા ને વૈરાજ વાત સાચી પણ અસર ના થાય કેમ રૂપિયા લઈને બોલે છે સાહેબ એનો પ્રોફેશન છે એટલે એ ખીલી તમે કામળામાં નાખો તો અસર કેટલી થાય બોલે આપણે કોઈને સાંભળે તો અસર થાય સાહિત્યકાર માણસ છે ને કરુણ રસ આવે આંખમાં પાણી આવી જાય સાહિત્યકાર બેઠો હોય આંખમાં પાણી આવી જાય હાસ્યની વાત કરો તો એનો દાદ દઈ દે કે શું માર્મિક વાત આવી છે દાદ દઈ દે વાત ખરી પણ અસર કેટલી રે ખીલી કાઢી નાખી લોરે નહી એ બધા સાહિત્યકારો આ બીજો પ્રકાર ત્રીજો એ જ ખીલી તમે જમીનમાં ખોચાડો જમીનમાં નાખો ખીલી ને કાણું પડી જાય સાહેબ પડી જશે હા પણ રી કેટલી વાર એક દિવસ બે દિવસ લોકોને અવર જવર થાય પશુન હરફર થાય તો પછી પવનની ઝપટ બહુ આવે તો પાછું બધું સરખું થઈ જાય એમ એવા શ્રોતાઓ જે છે સારા છે ભગવદી છે ભગવાન ભક્ત છે સાંભળે છે જીવવાની કોશિશ કરે છે જીવે છે ચડે છે પણ વળી પાછો દેશકાળ ને કુસંગ ને કઈક એવા સંસારના વ્યવહાર ની એટલે વળી પાછું ભૂલી જવાય છે કરે ભજન કરે બધું કરે પણ પાછું વાત સાચી શરૂ કર્યું હતું પણ હમણાં પછી એટલી દોડધામ છે ને એટલે થોડુંક ઝાંખું પડી ગયું છે પણ એ જમીનમાં ખીલી ગાની અસર થાય ને એવો સાધક માણસ છે ભક્ત છે કરવું છે કરે છે પણ એ તો માયાનો પછી પ્રવાહ છે એટલે એ તો મહારાજે લખ્યું નિર્વિકલ્પ સમાધિ થઈ હોય શિવ બ્રહ્મા જેવા હોય એ જો નારાયણના ચરણાર્થી નોખા પડે તો ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ માંગરોલ મહારાજ કે એ જો બધી વસ્તુનું ધ્યાન ન રાખે સંસારમાં રહીને તો એનો ઠા નરે તો બીજાની શું વાત કરવી છે તો આમાં મુક્ષુ હોય સાંભળે બધું આચરવાનું કરે પણ પાછો વ્યવહાર અરે ભાઈ તમે સંસારમાં છો એટલે તમને ખબર હોય છે આ સવારે ઉઠો સાત્વિકતા હોય પૂજા કરો કલાક દોઢ કલાક કીર્તન ભજન શાંતિ વર્તતી હોય પણ જેવા તમે ઓફિસે પોચો થોડીક વાર થાય તમને લાગે હુંડું છે આમ લાગે આ બધું ઉડતું જાય છે કેવું સવારમાં ચિત્ત હતું શાંત કેવું આમ ભગવાનમાં હતું અને હવે બધું હવા થવા માંડ્યું લાગે બપોર થતા થતા તો આમ તમારે તાલકું ગરમ થઈ જાય એટલે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં લખ્યું રોજ સાંજે મંદિર આવજો આવજો પાછું ટાઢું થઈ જશે બધા લોકો ઓફિસેથી ધંધેથી આવે એટલે નાહે ખરા બાથરૂમ માં જાય સારી રીતે નાહે પણ સત્સંગમાં નાહતા નથી મંદિરની બ્રહ્માનુભૂતિમાં નાતા નથી તો ત્રીજો પ્રકાર ધરતીમાં ખીલી મારી દાકડામાં ઉખડે નહી જાય કાઢવી હોય તો આંતરડું નીકળી જાય હા એમ એવો શ્રોતા શ્રેષ્ઠ ભક્ત સાધુ બોલ્યો શાસ્ત્ર બોલ્યું સીધું પિયર્સ છેદ કરી જાય હા હા હા કોના માટે કહી દીધું સ્વામી ની પાસે માયારામ ભટ્ટ આવતા હતા એમને પત્ની ને અવસાન થયું હતું બધા એમ કહે ને પછી મય ભટ્ટીજીને પણ એમ થાય કે લગ્ન કરી લઈએ વાંધો નહીં અહિયાં થોડું થોડું આમ આમ થાય છે લગ્ન કરી લઈએ બીજું પણ ગુરુને પૂછવું પડે એ ગજબ વાત છે ને બાકી બધા પરિણામે પેલા કોઈ પૂછતું નથી પરણે માથામાં વાગે પછી આવીને કે હવે આનું કેમ કરવું ક્યાં હવે શું છે રામાનંદ સ્વામી બોલતા હતા સભા હતી એટલે એમ થયું સભા પૂરી થાય જાણી તો પ્રસંગ છે પણ અનુરૂપ આ છે સંગતી છે એટલે યાદી આપું છું પછી બેઠા અને વાત કરતા હતા રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી અંતર્યામી પુરુષ બોલતા બોલતા એમ બોલાઈ એમ પૂછે પરણવું છે મને કીધું આ લાકડામાં ખીલી ગઈ લાકડામાં ખીલી ગઈ આની જગ્યા આપણે હોય તો હજી શું કહીએ વાત બરાબર છે પણ પૂછવું તો જોશે પૂછી તો જોઈએ વળી પાછું ડાપણ કરે પણ જોયું લાકડામાં ગઈ ને ખીલી મને જ કીધું ત્રણ ફેરા ભરી જાય ચોથા ફેરા વખતે પૂછે કે પરણું તો હું ના પાડી દઉં માય રામ પૂછાય જ નહીં હવે આ મને જ કીધું અને આ જીવન એમ જ રહ્યા વાત જ ઉચ્ચારી નહી પછી થોડા વખત રક્ષાબંધન આવી ભટ્ટી આવ્યા રામાનંદ સ્વામીને કીધું સ્વામી રાખડી બાંધવી છે બાંધ જમણા રાખડી રામાનંદ સામે માગો ભટજી શું આપનો રાજી રાજી ભટજી આ થાંભલો છે હા એને સ્ત્રીનો સ્ત્રીનો તને થાય જાને સાંભળીએ છીએ પણ સંતો સાંભળતા નથી જો સાંભળીએ તો પૂજા શરૂ થાય માળા શરૂ થાય સત્સંગ ગ્રહણ ન કર્યો હોય તો વિધિવત સત્સંગ શરૂ થાય આ બધું છે બધું થાય પણ સાંભળે પ્રગતિ કઈ નહીં મળવાનું નહીં કઈ કરવાનું નહીં કઈ વિચાર નહી નહીં ભગવાન આશ્રય નહીં કઈ અરે જીવન બદલાઈ જવું જોઈએ ક્યાં મળે ખુમારી ચડી જવી જોઈએ સાંભળવું એ આ જનરલ સાંભળો એ ખોટું નથી ત્યાંથી શરૂઆત છે એટલે બેય સંતો સાંભળવા પેલું એ સાંભળવા ન સાંભળવા એવું નહીં જો ઘણા હવે મેં હમણાં એક કહ્યું હતું ને તમને કે સમય ન મળતો હોય તો સવારે બાથરૂમ જાઓ ભજન શરૂ કરી દઉં એમાં તો તમારે ફરજિયાત સમય આપવો જ પડવાનો છે અર્ધો કલાક વીસ મિનિટ જેવી જેની શ્રદ્ધા ઘણા જાજરોમાં બેઠા હોય કેટલો સમય વીયો જાય કેટલો જાય બોલો એક હોસ્ટેલ છે છાત્રાલય સ્કૂલ ના જાજરૂમાં બોર્ડ માર્યું હતું જાજરૂ સ્કૂલ હોય કોલેજ સ્કૂલમાં એમાં જાજરૂ બોર્ડ માર્યું વિદ્યાર્થીનું વંચાય એવું કે અહીંયા જેટલું જોર મારો છો એટલું જોર મારો તો તમે ફુલ્લી પાસ થઈ જાઓ વાત તો ગજબ છે સાંભળવું એટલે નાહવા જાય તો કોઈ કામ નથી ને ભજન કરો એમ મેં આ હમણાં બીજું ખોળું કાઢ્યું છે એ અત્યારે કઈ દઉં તમને કોઈ કહે ને એને હું ઘોન છું આ નથી સમજ મળતો ને કથા સાંભળવાનો તો ના જમવામાં તમને ગમે તે બે ત્રણ ટાઈમે એક ટાઈમે તો ઘરના બધા ભેડા થાવ છો ને ડાઇનિંગ ટેબલ ઉપર હા ત્યારે સીડી ચડાવી દેવી ગપા મારવાના નહિ કશું સાંભળે દીકરીઓ સાંભળે તમારા હોય સીડી ચડાવી વાતો ખાતા ભજીયા વખાણતા બધું વખાણતા એમાં ક્યાંક શબ્દ આવે અને ધીમે ધીમે ધીમે અજવાળા થાય માટે ડાઇનિંગ ટેબલ ઉપર એ સમય તો જવાનો જ છે અર્ધો કલાક આ જે એવા હોય ને એક સમય નથી મળતો હોય એને કીધા જેવું છે ડાઇનિંગ ટેબલ વખતે તમે મૂકી દે જમવાનું જ છે પેલું વાગે રાખશે અને કાંઈ ચિત્ર હોય તો મૂકી દો તો બધું જોતા જશે બસ એમાં ક્યાંક રમૂજ કોઈ ગમતી છે એ અડી જાય છે કોઈ બીજું અડી જાય છે યાક આપણી જેવું કઈ ગમે તેને તમે માનતા હોય એની મુકો ને જમતી વખતે મૂકો સાધુઓની કથા મૂકો એ તમને છોકરાઓને હમણાં હરિભગત આવ્યા બે છોકરા લઈને આવ્યા હતા હરિભગત બહુ સારા મેં કીધું છોકરાઓને મૂકવું છું તેને કાંઈ ખબર નહીં તમે અત્યારથી આવ્યો એટલે મેં એને તરત કીધો ડાઇનિંગ ટેબલ વખતે મૂકી સાંભળશો ટેવ પડી જાય છોકરાઓને ઘણા છોકરા પછી વ્યસન પડી જાય સાંભળ્યા વગર થતું નથી આ ફાકી છે સરસ મજાની લવણ ભાસ્કર છે હિંગાસ્તક છે કથા વાર્તા બધું કરે ભૂખે ઉઘાડે અને પાછું ખાધેલું પચાવે મૂકી દો સમય જવાનો છે અમે સારામાં એટલે શ્રવણ નું કરવું જ કોઈ પણ હિસાબે શ્રવણ કરવું સંતો ને એ વાત કરવું જ સમય લઈ જ લેવો સીડી સાંભળવી ઘરમાં સાંભળી હોય ટુ વ્હીલર સત્સંગ હોય ટુ વ્હીલર એટલે એના બે પગ પોતાના તમારા ટુ વ્હીલર અને ઘણા ફોર વ્હીલ સત્સંગ હોય એટલે બાય નાય બે અને જણા નાય બે ઈ ફોર વ્હીલ સત્સંગ કહેવાય બે જણા નો સત્સંગ એટલે અહીંયા ઘણા ટુ વ્હીલર વાળા આવતા હોય ભાઈ ના આવતા હોય પણ આ સીડી મૂકો ને ઘરે સંભળાવો ધીમે ધીમે સાંભળતા જશે બધું સારું થશે કોઈ આપણને શું કામ કે ભાઈ આલો તમે આવજો આજે સત્સંગ છે એટલે તમને ઘર જ નથી એસએમએસ નતું ફલાણું નતું તે કોના માટે છે આ ભૂખ હોવી જોઈએ નથી મળતું ભજિયામાં મરચાનું બાજુ અવળું હવળું જેમ આવે એમ જવા દે બોલો ભજી તો આની ભૂખ હોવી જોઈએ ભૂખ હોવી જોઈએ અખો સોની આપણે ખાડિયાનો પછી ભાગી જ્ઞાન એની કથા છે પછી કાશી વ્યાય જ્ઞાન પડતા પડતા કાશી જ્ઞાન પછી ત્યાં એને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરવો જાણવું પણ આવી આ સોની અને બધા બ્રાહ્મણોને ભણાવે જૂનો જમાનો કોણ ભણાવે એમાં એક બહુ સરસ વેદાંત ભણાવે એ પણ હવે એ બ્રાહ્મણોને જ ભણાવે હવે એની પાસેથી વેદાંત શ્રવણ કરવું પણ કેમ થાય બેસવા જ ના દે ને જમાનો પણ જો અખાની ભૂખ જુઓ તમે એ દ્રષ્ટાંત લીધા જેવું છે અખા એ જાણ્યું કે રોજ સવારે વેલા પાંચ વાગે થી પણ વેલા એના વિદ્યાર્થીઓને ભણાવે છે અને એને ઘેર ભણાવે છે એને શોધી કાઢ્યું અને આખો ત્યાં પહોંચે અને એની પાછલી બારી જ્યાં ઉકરડો કચરો બધો નાખે ને એના ઉપર બેસે ગંધાતું હોય કુઈ ત્યાં ગયા હોય એવું બધું એ બધો કચરો નાખ્યો એ અઠવાડિય એના ઉપર અખો બેસે હવારમાં પાંચ વાગે અને વેલા બ્રાહ્મણ ને બધાને ભણાવે શિષ્યોને બ્રાહ્મણોને અને બોલતા બોલતા સવાર માં એ તમાકુ એવું બધું નાખેલું આવો મોટો રહોળી થાય ને એવો પાનનો ગઠો ચડાવીને બોલે અને પાનમાં ઓલું ભેડું થાય ને થૂક એ પછી પિચકારી મારી ઓલી બારીમાંથી એ બધું અખા ઉપર પડે અખા ઉપર પડે તો આખો બિચારો આમ આમ કરે આમ આમ કરે અને સાંભળે આમ સાંભળી સાંભળીને એને આખે ગીતા જે આખી લખી એમાં વેદાંત ઉતાર્યું વેદાંત તમે જોવો તો ખરા વેદાંત ઉતાર્યું આમાં કોઈ તમે સાંભળવા આવો છો ક્યાં ગેલેરીમાં તમારી થૂકે છે ઉલટાનો પડ્યો ભરીને સરસ મજાનો ગાજર નો હલવો જ ગયો છે સરસ મજાનો પ્રસાદ આપે છે માથે થૂકે તોય કથા સાંભળે એને ભૂખ કહેવાય અને સાંભળી લો માંગરોળના આણંદજી સંઘેડિયા મહારાજે કીધું કે આણંદજી કાતું અમને રાખ ને કાતર ઘરવાળા રાખ અરે મહારાજ ભૂંડી કરી મારે બે જરૂર વાત એ સાચી આમાં કોઈને આગળ પ્રસ્તાવ મૂકે તો કોણ એને સ્વીકારે બે જરૂર મહારાજ ઘરવાળાની જરૂર રોટલા કોણ ઘડી દે અને તમને મૂકી દો મારું કલ્યાણ કરે કોણ કરે મારે બે જરૂર છે મહારાજ કે મારું માનતો નથી વિમુખ હરિભક્તોને કહી દીધું જો અમે જાય છીએ આને ક્યાંય બેસવા દેતા ને જો આવે સત્સંગમાં મંદિર આવે તો હળી કુત્રી કાઢી મૂકું હવે આણંદજી સંઘીડે એવા હરિભગત કથા દર્શન વગર રહેવાય નહી આવે અંદર તો અવાય નહી પગથિયે બેસે અને પગથિયા પેલા હરિભક્તો જોડા પીડ્યા હોય પગરખા જૂતા ચપ્પલ એને પોતાના પાઘડીના છેડા સાફ કરે અલે હરિભક્તો જો કીધું એ ભાઈ મારા ના પાડી છે ને જો ઘણા આવું બહુ ફાવે ને આવું બહુ ફાવે અલ એ કીધું જો આણંદજી ભાઈ આવ્યા છે હરી કુત્રી હરી મૂકો બે પા નથી આવતો પણ ભલામણ આ તો બજાર છે અને બજારમાં તો કૂતરાને બેહવાનો અધિકાર હોય તો મને કૂતરું માની તો બેસવા દો અને આણંદજી સંઘેડિયા કૂતરું મોટાને માની અને બેસે પગરખા સાફ કરે અને છ મહિના નીકળી જાય સહજાનંદ સ્વામી આવે તો ત્યાં જ બેઠા પગરખા સાફ કરે મહારાજ કેમ બેઠા છે ગયા છો ને અમે બરાબર પાડ્યું છો તમારું આવું પાડે પાછા પાડવા જેવું કઈ ન પાડે એટલે એમને આનંદજી ગરવા નથી દીધા એટલે ત્યાં બે છે મારાજ ઉભા થઈને દોડી અને આણંદજીભાઈને ભેટી પડ્યા આણંદજી સાચો એકાંત ગરી ભક્તો મારા બાપ તું છો તું છો એટલે સંતોને પણ સાંભળીયે અને સંતો પણ સાંભળીયે ગમે એટલી કથા કહેવાય પણ જો ફેરફાર ન થાય તો કેવું કેવાય ગાય નાની હોય તો વાછડી કહેવાય મોટી થાય એટલે ઓળખી કેવાય પછી એને ગાય કહેવાય ફેરફાર થાય ભેંસ છે ને નાની હોય ત્યારે પાડી કહેવાય મોટી થાય ત્યારે ખડાઈ કહેવાય અને પછી પુખ્ત થઈ જાય એટલે ભેંસ કેવાય બોતડું ઊંટિયું કેવું છે બોતડું કેવાય મોટું થાય ત્યારે કરલિયું પુખ્ત થઈ જાય ત્યારે ઊંટ કેવાય પણ એક પાડો એવો છે એ જન્મે તોય પાડો જુવાન થાય તોય પાડો ઘરડો થાય તો પાડો અને મરી જાય તો ના બોલાય માટે જો ભાઈ હવે સીધું જ તમને થોડું અપીલિંગ વસ્તુ કરું છું તમે ભજગોવિંદને સાંભળો છો બળ કરી કરીને ભાઈ ઘણી બધી વસ્તુઓ તમારા મારા બધાના જીવનને સ્પર્શે એવી વાતો કરી છે ભગવાન ભજવાની નામ મહિમાની સત્સંગ મહિમાની સાધુની ઘણી બધી વાતો કરી છે ભજનની માળાની જપની ધ્યાનની બધી પણ સાંભળીને નાખી નહીં દેતા પણ જીવનમાં ફેરફાર કરજો માળા ન કરતા તો માળા કરજો પૂજા ન કરતા પૂજા કરજો તિલક ચાંદલો ન કરતા તિલક ચાંદલો કરજો હ અને જેને સત્સંગ ગ્રહણ ન કર્યો એને વિધિવત સત્સંગ ગ્રહણ કરજો સાધુ અને સેવજો આ બધું કરજો વચનાબંધ ન વાંચતા હોય તો વાંચજો શિક્ષાપત્રી રોજ વાંચજો કીર્તન કરજો માળા કરજો મંદુ કરજો ધ્યાન કરજો બધું જે કહેવાયું છે એ ધીમે ધીમે બધું કરજો તો તમે આ સાંભળું કહેવાય નૈતર શ્રવણ હજી પૂરું કર્યું નથી હવે બીજી શરત છે શું છે સહવાસ હા કરવું ને શરૂ કેટલા વાગ્યા જુઓ સહવાસ વિશે બાલા ભક્તોજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન નું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે रहो चो। तो आरोप निह शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार्यूब चेनल रेग्युलर अपडेट मे बेल आईकोन पर क्लिक करो आम करने ते सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जोड़े रहो